હસીમ જય જય કાર દાદા ભગવાનના હસીમ જય જયકાર હો જવાનના હસીમ જય જયકાર દાદા ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાનના જય જય કાર રાધા ભગવાન ના સિમ જય જયકાર રાધા ભગવાન ના સિમ જય જયકાર રા ભગવાન ના જય જય જયકાર દાદા ભગવાનના હસિં જય જયકાર દા ભગવાન નાથ સિંહ જય જયકાર દા ભગવાન નાથ સિંહ જય જયકાર હો દા ભગવાનાથ સિંહ જય જયકાર દા ભગવાન નાથ ભગવાની ના હસિંહ જય જયકાર હો ધા ભગવાન ના હસિમ જય જયકાર હો ભગવાન ના હસીમ જય જયકાર હો ધા ભગવાન ના હસીમ જય જયકાર હો ભગવાન ના હસીમ જય જયકાર હો પટેલ સંતપુરુષે આ અનુભવમાંથી છવ્વીસમી શ્રેણીમાંથી સૂત્રો પૂછ્યા છે દાદાજી સત્સંગમાં લઈશું તારી એક પ્રશ્ન પૂછી શકું છું બોલો જો તારી સવારના જે છેલ્લું સૂત્ર હતું કે રિલેટીવ રિયલ ને પ્રજ્ઞાશક્તિ જુએ છે તો આ રિલેટીવ રિયલ રિલેટી રિયલ રિલેટિવ કે આપણે રિયલ રિલેટિવ થઈ જઈ ગયું એમ રિયલ રિલેટિવ રિયલ પ્રાપ્ત કર્યા પછી રિલેટિવ જોજો કર્યા કરવાનું એમ કે છે એવું છે રિયલ રિયલ પુરુષથી આપણને મળ્યું છે આ ટ્રગ્ન શું અને કૃપાથી પ્રતિથી ખુલ્લી થાય છે પ્રજ્ઞાશક્તિ આત્માની અનન શક્તિઓમાં કલ્પશક્તિ રૂપે ખુલ્લી થાય છે એની જ્ઞાયક શક્તિ છે જ્ઞાયક એટલે પોતે સ્વયં પ્રકાશ છે અને સ્વયં પ્રકાશ એ કે અન્ય સર્વ પરને પ્રકાશી શકે સૂક્ષ્મ સૂક્ષ્મ આ દુનિયાએ જાણ્યું છે વિશ્વએ જાણ્યું છે આજના વિજ્ઞાનમાં એ બધું પ્રકાશી શકે એવું એટલે અંતરથી જ આપણું સૂક્ષ્મ બધું ઘટું બધું મશીનરી છે એ બધું પ્રકાશાય પ્રકાશમાં જેમ જેમ આપણે પ્રકાશમાં આપણને દેખાતું જતું જાય તે બધું એમાંથી ખૂણે ખાચરે ચોખ્ખું થતું જતું જાય ઘર સાફ થતું જતું જાય તો આ અંતર આત્મા દર્શાને રિયલ કોઈ સંબંધ ખરો અંતર આત્મા દર્શા અને એટલે શું છે કે તમે તમારી જાતને રિલેટીવને ઓળખતા ઓળખતા અંદર જાઓ એટલે તમારો ખ્યાલ એટલો બધો સુંદર વિકાસ થતો જતો જાય ખ્યાલ એટલે દર્શાવો દર્શન શક્તિ એ પોતે પોતાના સ્વભાવથી અંદર એને સ્વભાવ કરીને જે સહજ સ્વભાવ છે એનો એ સ્વભાવ કરીને અંદર આપણને પછી એ વર્ત્યા કરે સ્વભાવિક આપણને બધી ક્રિયાઓમાં શરીરની ક્રિયાઓમાં શરીર ક્રિયાવાળા જગતમાં બધું બધા સાથે છે બધામાં પણ જ્યાં જ્યાં પણ હોય એટલે આ જગતમાં એટલે આપણા શરીરના જગતમાં અને આપણા શરીરના જગતમાં અને આ જગતમાં કહ્યું એટલે આ શરીર જે જગતમાં છે એવી રીતે આ શરીરના જગતમાં અને શરીર આ બધા જગતની સાથે જે કંઈ પણ કરવામાં આવે છે તે હું કાંઈ જ કરતો નથી શું કહ્યું હું કઈ સ્વાદ એવું રહ્યા કરતું હશે એ પ્રકાશ શુદ્ધ થાય ચુખું થાય તેમ થાય એમ ન થાય એવો નિરંતર ખ્યાલ રહેવું વર્તનામાં રહ્યા કરે વર્ત્યા કરે એને કેવળ દર્શન કર્યું એટલે આજનું જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે આપણું કેવળ દર્શન સુધી આપણને આપણા જીવન સાથે અને બાર બધાની સાથે આપણને એટલું વિકસિત થઈ શકે છે બરાબર આજે જૈન સમાજમાં બધામાં કહ્યું દર્શન એટલું સમજવામાં કોઈને આવે નહી પણ જ્ઞાન વગર દર્શન હોતું જ નથી કોઈ એટલે જ્ઞાન પ્રાપ્ત થાય છે એમાંથી ત્યાં દ્રષ્ટિ ખુલે છે દર્શન ખુલે છે પ્રકાશ ખુલે છે એ પ્રકાશ જોવા સ્વરૂપે આખો ખુલ્લો થતો જતો જાણવા સ્વરૂપમાં પાકો થતો જતો જાય ધીમે ધીમે થાય એ જોડે જોડે જ હોય બે છૂટું ના હોય એ તો સમજાવવા માટે જરા ભેદ પાળીને કહેવું પડે છે એટલે આમ જોતા જોતા અંતરાત્મક દશા વૃદ્ધિ પામે વર્ધમાન થતી થાય કુદરતી એટલે પ્રજ્ઞા પ્રકાશમાં પ્રજ્ઞા અને પ્રકાશ બધો ખીલતો જતો જાય બરાબર અંતરમાં દાદાજી એ તો છેલ્લું કેવા થાય છેલ્લી ભૂલ દેખાય ત્યાં સુધી એ દશા રહ્યા કરવાની અંતરાત્મા દશા તો મુખ્ય દશા છે એ જ મુખ્ય છે બરાબર એક પ્રશ્ન પૂછુ છું કે જ્ઞાની પુરુષ એ જ મારો આત્મા છે એ આપણે વાંચ્યું છે અને બોલીએ છીએ પરંતુ અંતરથી અંદરમાં એક એવું હોય કે જેથી આપણે વિશેષ જ્ઞાની પુરૂષને નજીક ને નજીક એમનો તાર જોઈન્ટ થયા કરે એટલે હું શું કહેવા માંગુ છું બરોબર છે તમારું સમજી ગયો શું કહેવા માંગો છો કે આપણને એનો લાભ મળે અને આપણું એનું પરિણામ આવે અંદર એટલે કે આપણે જો જ્ઞાની પુરુષ છે એવી થઈ આપણે પાકું થયું વિશ્વાસ બેઠો અને એમ થાય તમે તો બધી રીતે જોયા હોય એટલે શરીરની રીતે જોયા હોય સરીથી જોવા એમાં અને જ્ઞાની પુરુષને જોવામાં બહુ મોટો ભેદ છે એટલે દાદા ભગવાન કે છે કે સીધે સીધે અમારા દાદા ભગવાનના દર્શન સીધું કરી શકે એવા તો ના હોઈ શકે કોઈ આપણે બધા બોલ્યા ખરા દાદા ભગવાન પણ એવું સીધું દર્શન ના કરી શકે કોઈ કારણ કે એમ પટેલ છે ને એમ પટેલ એમ પટેલ પહેરે રહ્યા જ નથી એ તો ઉઘાડા છે છતાંય આ વાત છે એટલે કહ્યું કે જે એમ પટેલને જ્યાં જેવી રીતે જે દેખાયા હશે એવી રીતે અંદર ભગવાનનું એમને એના પર ઉતરે એવું એટલે આપણે બધા માટે આપણે રહીએ હું તમને તમારા માટે જ કહું તમારી અંદર જ ભગવાન છે પણ મને જેવું સમજાય હું તમારી જોડે રહું એવું મને પૂરે લાભ થાય નહીં સમજાયું અને એવું બધે જ બધાની જોડે આપણે કંઈ આ વિશેષતા એવી નથી કે બધાને આપણે એવું સવાલ જ ઉભો નથી થતો બધામાં એક જ સરખું છે ફક્ત દરેકના મન વચન કયા પૂતગલ છે અને પૂતગલનું બધું ગૂંથણી છે ને એ દરેકની જુદી જુદી છે એના કારણે આ ભેદ પડે છે નહીં સમજાયું એ ગૂંથણી બહુ જુદી જુદી છે સમજાયું એ દાદા ભગવાન હતા સાથે હતા આપણે કેટલું બધું એમની સાથે રહ્યા તે બધું થયું છતાં પણ એ કહે છે કશો ભેદ નથી રહેલા આપણે એક જ અને આદિનાથથી માંડીને સર્વ બધા મોટા પુરૂષોનાથાય કૃષ્ણ ભગવાન શું રામસુ આદિનાથ તીર્થંકર ભગવાન માહિર ભગવાન બધા જ અને બધાને કંઈક આપશો આપશો કે ના તમે જેવા મનુષ્ય છો તેવા મનુષ્યનો દેહ છે અને મનુષ્ય જ છીએ અમે આવી રીતે પ્રાથમિકતાએ કરી દીધું છે શું કહ્યું પરંતુ તમે તમને સમજો છો એવી રીતે આ દેહથી અમે નથી નહી સમજાયું એવું તો બધા ને એટલે એ બહુ મોટી વાત છે આદિનાથ થી શરૂઆત થાય છે ઓળખાણ બધાને આપવાની બધા જંગલમાંથી આવે છે એમને શું શું શીખવાડવામાં આવ્યું હોય છે અને કેવી કેવી રીતે રહે છે બધા કે આ અગ્નિદેવ આવ્યો ને બધાને બારી નાખવા આવ્યો એટલે આપણા પર આ કંઈક એ રૂઠ્યો છે તો એને પૂજા કરો એનું એ કરો આ એવું તે આપો બધું કરો એવું કર્યા કરે આ પવનદેવ આવ્યો બધા રૂઠ્યો છે કે આ વરસાદ એવું આયા દ્રશ્યો છે આવું બધું કહ્યું એટલે દેવને રીઝવવો પડશે તો કે દેવ કોણ છે કે પછી હું પાડીશ ધીમે રહીને કે એકદમ તો ના કહી દે આપણને એટલે ઇન્દ્ર આવું બોલે પાછા એને ખુશ કરો કે વરસાદ નથી પડતો શિવજીને ખુશ કરો પછી અત્યારના વખતમાં એને શિવજીને ગુંગરાવાનું આઈ ગયું પાણીમાં ડૂબાડો કે છે એટલે હમણાં વરસાદ પડતો માન્યતાઓ માન્યતાઓ દેહ તો દેહનું છે એવું બધું ચાલો છોડો આપણે બધા મળીને તૈયાર બાદ થાય બધી આ અનુભવ શ્રેણી છબ્વીસમાંથી ત્રણ સૂત્રો લીધા છે આપણે પહેલું લઈએ સૂત્ર નંબર સિત્તેરમું નિદિધ્યાસન અસલ સ્વરૂપે રૂપાતીત છે નિદિધ્યાસન એટલે પોતે પોતાના નિરાકાર શું કહ્યું નિરાકાર સ્વરૂપનું આપણું આપણને દેખાવા પડું. હવે આ સાકારી શરીરમાં એ નિરાકાર શુદ્ધાત્માનું શુદ્ધાત્મા સ્વરૂપે હોવા પડવું કેવી રીતે દેખાય એનો આકાર શરીરનો જરૂર છે કારણ કે શરીર પ્રમાણથી છે જેવો દે એ પ્રમાણ છતાં દેખાય કેવી રીતે છેલ્લામ છેલ્લામ દે દીધા શું કહ્યું છેલ્લામાં છેલ્લું એને રૂપાતીત કે છે રૂપાતીત રૂપાતીત એટલે આપણી જ્ઞાયક દશા જ્ઞાયક સ્વભાવથી આપણે જ આપણી રીતે આ દેહમાં આંખવું પછી તો બહુ મોટી છેલ્લું પરિણામ છે અને એટલા માટે નિધિ નીચેના લેવલથી લીધું એટલે આજે જીવતી મૂર્તિ હોય અને ગુરુ હોય તો ગુરુ તો ગુરુ આગળ એની એમની આગળ એટલો આપણો વિશ્વાસથી અને ઓનેસ્ટીથી અને એમને સિન્સિયરલી રહ્યા આવીએ એવું પછી ગુરુને જોયા જ કરી ગુરુ પછી રૂપે કરી હોય તો ગુરુમાં જે ગુણો હોય ને તે બધા આપણામાં આવે કારણ કે ગુરુમાં જોઈએ એટલે ગુરુમાં દોસ્તો જોઈએ જ નહીં ને આપણે ગુરુના ગુણના ભંડાર છે સમજાય છે એવી રીતે એ બધું શરૂઆત થાય ત્યાંથી ચાલ્યા કરે એટલે દાદા ભગવાને આપણને પ્રયોગ કર્યો હતો કે તમે રિઅલ દ્રષ્ટિ પામ્યા છો શુદ્ધાત્માની દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ એનાથી કરીને તમે આ ચર્મચક્ષુધી વાંચો એ પ્રયોગ છે ચર્મચક સુધી વાંચવાનો અને એમાં આપણી શુદ્ધાત્માની દ્રષ્ટિ પાછળ છે પ્રજ્ઞા પ્રકાશથી વર્ત જાય છે એ પ્રયોગ છે આપણો એ પ્રયોગ તો કયો પણ જેને થયો ત્યારે થાય બધાને પછી એમાં ધીરે ધીરે સંસ્વરૂપે કામ કરે એટલે દાદાએ કહ્યું ને થઈ ગયું હોય તો મુખપાકથી બોલે પછી બોલતી વખતે એ બધું આખું ફરવું જ જોઈએ એટલે આપણી રિલેટીવ વ્યૂ પોઇન્ટમાં જે ફરે તો રિલેટીવ વ્યૂ પોઇન્ટમાં એટલી ચોખ્ખી આવે ચોખ્ખી આવે પ્રયોગ છે આખો એટલે રિલેટિવ વ્યૂ પોઈન્ટમાં બધું ફાર ને બધું નીકળ્યા જતો પણ એનું એટલી સિન્સીયરિટી રહેવી જોઈએ એ બહુ તકલીફ છે ને આપણે કારણ કે આંખો તો એવી રીતે કહેવાય ગયેલા છીએ આપણે કે એ આંખો આપણે જે આંખોથી એ આખો આપડે આંખો સ્વરૂપે જોયું છે એમાં આપણી નથી બહુ અસલું નથી પણ આ વિજ્ઞાન છે ને આપણું વિજ્ઞાન એ છે પૂતગલ ને પૂતગલના સ્વભાવથી અનેક અનેક રીતે જે વિભાવ માં છે એને બધું સમજી લેવું પડે કે જેથી એમાંથી વિભાવ આપડો નીકળતો જતો જાય આપણા નીકળે તો બાર બધે જોઈશું તો બારમાં દેખાશે તો કરું જેવું છે એવું બધું દેખાશે પણ એમાંથી વિભાવ સ્વરૂપ નહીં રહે પછી આપણને શું કહ્યું પણ એ પૂતગલ સ્વભાવવાળું પૂતગલ કેવી રીતે વિભાવ હોય બધે વર્તી રહેલું છે બધું સમજે જ્યાં જ્યાં જ્યાં ત્યાં બધે એ દેખાતું જાય પણ દોષ સ્વરૂપે નહીં દેખાય દોષ સ્વરૂપે નહીં દેખાય જોજો તમને દોષ નિર્દોષ દ્રષ્ટિ એટલે શું કે દોષ હોય ને દોષની હાજરીમાં દોષ દેખાય નહીં આપણને એટલું આપણું થઈ જવું જોઈએ આપણી જવાદિ શું કહ્યું જ્ઞાની પુરૂષોએ મોટા પુરુષે તો કહ્યું કે માણસ આ કર્યું સ્વભાવથી દોષિત છે તો પછી એ દોષિત સ્વભાવો એવો માનવ એના દોષ તરફ જોવું એ અનુકંપાનો ત્યાગ ત્યાગ કરવા બરોબર છે એટલે અનુકંપા નહીં રહે પછી તમે જળ બધા એ જ એ થઈ જશો સ્વભાવથી દોષિત છે આ કાળ તો છે જ પણ જોવા જઈ એટલે એ તો ગુણ ફીરે છેક ગુણ છે બ્રહ્મો છે અનુકંપા ચાર મુખ્ય ચાર ભાવ છે બધા મૈત્રી ભાવ ઉત્તમ કરો સર્વપ્રથમ એમાંનું આ અનુકંપા દાદાજી આ કચાશ્રી સામે પ્રાર્થના શું કરવી જ્ઞાની પુરુષ કર્યું આ નબળાઈને જે કચાશ છે આપણામાં તો એના માટે શું પ્રાર્થના કરવી જોઈએ આપણે નક્કી કરવું જોઈએ કે પ્રદીપ આ મને પોસાય નહી ભાઈ એટલું સમજી લેજે તમે અમારી જોડે છો ખરા પણ તમારી અંદર નબળીઓને કારણે તમને આ તમારું પોતાનું સુખનો સ્વાદ આવ્યો છે એમાં નથી રેવા દેતું એ બધી નબળો હમ અને જેને કારણે બહાર પણ હોય તો બહાર એ જ નબળો કરીને આપણે બધે બહાર રહીએ તો બહારમાં એનું એ જ હોય એ દસડા રસ્તા બીજું કશું ના થાય એટલે નકી એટલે અનિશ્ચય બહુ મોટા મોટો અંતરાય છે આજ્ઞા ધર્મમાં પ્રગતિ કરવામાં બાબતમાં કોનો અનિશ્ચય તો કે આ એક ફંબરની ફાઇલનો એક નંબરની ફાઇલનો અનિશ્ચય અને નિશ્ચય કેવી રીતે હોય તો કે એક નંબરની ફાઇલ નિશ્ચય એક જ રીતે હોય કે હવે આજ્ઞા એ ધર્મ હે પ્રદીપભાઈ આજ્ઞા એ ધર્મ તમારા માટે અને આજ્ઞા એ એટલે આપણે જ આપણે પ્રદીપને કહેવું જ પડે પ્રેક્ટિસ પાડવી જ પડશે તમારું જે થવું હોય તે થાય પરંતુ આ એક જ વસ્તુ બીજું કશું જ નહીં જાણીએ નક્કી પણ નક્કી અમારું શક્તિ આપણી એટલે અહીંયા આગળ શક્તિ માટેની પ્રાર્થનાએ કરીને આપણે અંતરથી હોવાનું જે હોય એમાં આપણું નક્કીપણાનું એમાં બરકત આવે છે કે આવે છે તારી એ શક્તિઓ અંદરથી ખુલ્લી થતી જાય છે અને સેકન્ડરી સ્ટેજમાં નંબર એક નંબરની ફાઇલમાં નબળાઈઓ હોય એ નબળીઓની સામે આપણને શક્તિ ખુલ્લી થાય એની સ્થિતિને પહોંચી વળવાની કે જે એ આપણા પર ચડી ના બેસે તેના માટે આપણે ફાઇલ એપ નંબર એક પાસે એક એક કલમો જ્યાં જ્યાં આપણી નબળી હોય એ પ્રકારની કલમ લઈ અને એની પાસે ફાઇલ નંબર એક પાસે મચાવી દેવ પડે કે ચાલ લાગી જા પ્રદીપભાઈ લાગી જા એટલે આપણે સહારા તરીકે દાદા ભગવાનનો ચિત્રપટ એ લઈને બેસવું તો પડે પણ ધીમે ધીમે એમ કરતા કરતા અંદર આવે આપણી અંદર પ્રગટ શુદ્ધાત્મા થયા છે એ પ્રગટ શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન સ્વરૂપ જ છે એ પ્રજ્ઞા એ પોતે જ દાદા ભગવાન સ્વરૂપ છે સમજાયું ને ત્યારે આપણે આપણી અંદરના શુદ્ધાત્મા ભગવાન પાસે એ શક્તિની પ્રાર્થના પહોંચે છે સમજાય છે અને આ કાળમાં ત્યાં કેટલા દીવડાઓ પ્રગટ થઈ ગયા છે દાદા ભગવાન સ્વરૂપ કેટલા બધા દીવ તો પ્રવર્તમાન સ્વરૂપ છે દરેકમાં જુદા જુદા પણ એ પ્રવર્તી રહેલા છે નથી પ્રવર્તી રહેલા દરેક પોતપોતાની રીતે રહે વસ્તુ જુદી નહીં પણ પ્રવર્તી રહેલા છે તમારું અંદર સિદ્ધાંતમાં હોય તો કે વર્તમાન એ પ્રવર્તમાન દાદા ભગવાન આ પ્રદીપને આપની અન્નશક્તિઓ આપી કે એની નબળાઈઓમાં એની નબળાઈઓમાં એનાથી આજ્ઞા ધર્મ કરી પહોંચી બરોબર તે આપણે પ્રગટ પ્રત્યક્ષ શુદ્ધાત્મા ભગવાન દાદા ભગવાન અને આ જે પ્રવર્તમાન આ કાળના વિશે પ્રવર્તમાન એવા સર્વજ્ઞ શ્રી દાદા ભગવાન દેવ રીતે આપણે માનવાનો સમજાયું ને દાદા ભગવાનનો લાભ તો બધા જ લઈ શકે ને કંઈક એમને કહી કોઈનું એવું પક્ષપાત છે જ નહીં ક્યાં આવી રીતે કરવું પડે શક્તિની પ્રાર્થના બહુ અગત્યની છે કારણ કે એમાં લઘુતા જ આવે છે એ લઘુતાનું વ્યવહારમાં આપણે હોવા પણ બહુ જ જરૂર છે લઘુતા એટલે આપણે જિલ્લા નિરંતરમ નથી એવું એનો અર્થ નથી એ દ્રષ્ટિમાં આવે છે લઘુતા તો ક્યાં આવે છે એટલે ચર્મચક્ષુમાં આવે છે રિલેટિવ પોઈન્ટમાં આવે છે લઘુતા એ વાત છે રિલેટિવથી જીવવાનું ને એમાં લઘુત આવે છે અને લઘુ તો આવે એટલે ઓટોમેટિક થાય આજે બહેનોને માટે કહેવાય છે કે લજ્જા એમનું અત્યંત સુંદર ભૂષણ છે ભૂષણ આ ભૂષણ છે લજ્જા એ તો પરાપૂર્વથી કહેવામાં જ આવે છે બહેનો માટે લજ્જા એટલે શું કે આંખો લીરેજ છે એ ગમે તે બધે બહાર ફરે કરે પરંતુ એમની આંખો ક્યાંય પણ કોઈ જગાએ ચડશે નહીં સ્થિર નહીં થાય વાતો કરતા આમ થશે પણ પછી આમ સમજુ અને જે આત્મસ્વરૂપ પુરૂષો થયા છે અને પોતાના અંતરના પુરૂષો હાથમાં છે બધી જ રીતે પોતાના મન વચનકાની સાથે તિતિક્ષાએ કરીને રહેવા માટે શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને રહેવા માટે આજે એ બધે ફરેને ત્યારે સાધુઓ સાધુઓકાર તે વિહાર કરતા જાય ત્યારે એમની દ્રષ્ટિ એમનું જે છ સાત હાથનું શરીર હોય જે આજનું હોય સાત હાથનું એટલું એનાથી દૂર ફિક્સ રહી ચાલે આજ કર સતત ફિક્સ રહી ચાલે અને જયારે ધ્યાનમાં બેસે ત્યારે ધ્યાનની દ્રષ્ટિ એમને અહીંયા આગળ કેન્દ્રિત હોય નાભી હોય એ આમ કંઈક જોવાનું હોય ને એમાં હોય એવી રીતે ના હોય સમજાય છે એ તો બધી નીચેની કક્ષાની બધી એક્સરસાઇઝો છે આ ધ્યાન બધામાં બધું કરે છે ને એક્સરસાઇઝ છે આવું છે આખું શુદ્ધાત્માનું હોવા પણ એટલે અહીંથી બધો કચરો ભર્યો ધીમે ધીમે સાફ થતો જતો જાય એવી રીતે બધું સમજાય છે એવી રીતે દ્રષ્ટિ વ્યવહારની દ્રષ્ટિ આપણે આ બધા જોડે વાત કરીએ તો પણ આપણી આંખોમાં કોઈ પણ પ્રકારનો બહારનું જોઈ અને બધો વ્યવહાર ચાલતો હોય તેમાં પણ ફેરફાર થાય તો તકલીફ વ્યવહાર જેવો ચાલતો હોય નાટક હોય ને નાટકમાં જેવી રીતે હોય તેવી રીતે ચાલે જરૂર ચાલે એ બધામાં આ શરીરમાં બધી ક્રિયાઓ બનવાનું જ એ પણ એમાં એ ના હોય આ સમજવું સારું છે બહુ સમજવા જરૂરી છે ચાલો એટલે નિદિધ્યાસર રસ સ્વરૂપે રૂપાતીત છે એ તો ખુબ આગળનું છેલ્લું એમાં આજ્ઞાધર્મ આવી જાય આજ્ઞાધર્મનો પુરુષ એ તો સો આવે ને સો એ તો છેલ્લું પરિણામ છે આજ્ઞાધર્મનું હમ એટલે કેવળ દર્શન સ્વરૂપ નાખ્યું અત્યારે વ્યાખ્યા હવે ભગવાન બસો ને પંદરમું સૂત્ર છે વિતરાગોની દ્રષ્ટિ એટલે માણસમાં વસેલા ભગવાનની દ્રષ્ટિ એ કયો માણસ તો કે ખાસ કરીને ભારતવાસી કારણ વિતરાગ દશા ક્યાં જોવા મળે તો કે કેવળ ભારતમાં ભારતની બહાર નહીં મળે વિતરાક દશા વિતરાક દશા કે છે ભારતમાં એટલે આજે તો હવે ભારત જ દુનિયા જાણે ભારતના થઈ ગયું એમ બધા ફરી વર્યા છે બધા દાદાએ બધા એમને જવું પડ્યું આપતા પુત્રોને જવું પડે છે બધે જવું પડે છે સમજ પણ દાદાએ સાથે કહ્યું ને કે ભાઈ અમેરિકામાં છો બરોબર છો તમે પણ જયારે તમને લાગે કે આવે તમે કામમાં આવે તમે બધા બીજા અંબાળી લીધું છે ને તમને ફ્રી ટાઈમ આવો થઈ ગયો બધું તો જજો સુરત અને ત્યાં ભગવાનની ઈચ્છા પડી રહેજો તમારું રહેવાનું તમને અમેરિકામાં રહેવાનું હોય કે બિરાતમાં લંડનમાં ગમે ત્યાં રહેવાનું હોય જ્યાં તમારે ટેવે ગયેલા હોય એ પ્રમાણે તમારી વ્યવસ્થા કરી લેજો પણ રહેજો ત્યાં ત્યાં કહ્યું હતું કે નહીં અમે દાદાને શું જોઈતું તું એમનો કયો હવારા થતો વિટામિન કોને એમનો હવારા થતો સ્વાર્થ હતો સાહેબ બોલો બોલ દાદા આવું છે વસ્તુ आपता पुत्र ने आप् पुत्र स्वरूप बात करी से कया स्वात नहीं कर स्वार्थ समझे कोई नहीं नही स्वार्थी कोई दादा ने ना मल् को स्वार्थी मलू, स्वार्थी मले गरज कहवाय शू कहू तारे खरा स्वारी कहवा खरा स्वार्थी गरजव कहवा गरज પણ વ્યવહારમાં તો ચોખ્ખું કહેવામાં આવે છે જોજો હા ગરજ ગરજ દેખાડશો નહીં તો આવી બનશે આપણું આપણે કઈ લેવું હોય જવું હોય કોઈની પાસે જવું હોય ને ગરજ નહીં દેખાડવાની હા વાતો વાતો બધું કરીએ કદાચ જોઈતું નથી લેવા ગયા પાસે આપણે એટલે ગરજ દેખાઈ ને આવ્યો છે મારા લાગમાં એટલે ધીમે ધીમે આપણને જ ગરતો જાય દાદાજી ગરજવાન કેવો હોય હે ગરજવાન લક્ષણ કેવા હોય સ્વાર્થી હોય एटले किर विश्वास रखना शू क्यू पोते विश्वास रखना एवं पाको स्वार्थी एट आत्मविश्वास कह आत्म मैं आत्मज है जाते जी हो दादा भगवान कहता अमने ज्ञान नतरे અમે અમારી જાતના ગઝબ આત્મવિશ્વાસ હતા અમારો આત્મવિશ્વાસ એટલો બધો સબળ હતો આખું વિશ્વ ભેગું થાય તો એને હલાવી ના શકે જ્ઞાન નતું તની વાત કરે છે આ વિશ્વાસ શબ્દ પર સમજવું હોય તો હું એ વસ્તુ જુદી છે ભાઈ એ વસ્તુ જુદી છે બોમ્બ પડે એટલે આપણે બોમ્બ પડે એટલો સમજવા જઈએ છીએ પણ બોમ્બ તો બધા અંદર જ પડે છે આપણે જાણતા હોય એ નથી જાણતા ખરેખર અને ઘણી વખત એવા બોમ્બ પડે છે ખબર નથી પડતા ચાલી જાય છે બધું ચાલી જાય છે દાદાજી આત્મવિશ્વાસ જે પોતાના પર કહ્યો ને આપે તો એ ઉત્પન્ન કેવી રીતે થાય એમ એનું કાર કેવી રીતે આવે એમ સિન્સિયારીરિટી અને ઓનેસ્ટીથી આપણે આપણા જ પ્રતિની સિન્સિયરિટી અને ઓનેસ્ટી જેવીને જેટલા અંશે હોય એટલો એ વિશ્વાસ પણ એ તો આપણા માટે નથી જે જ્ઞાન પામે છે તે છે એમ જ આજ્ઞા બધું જ આત્ન થઈ જાય જે તમે પૂછો બધું એમ જ આવી જાય શાક રાખ્યું એટલે આજ્ઞા એ મારો ધર્મ આજ્ઞા તપ જે હોય છે મારે તપ કરવાનું એટલે કે તપ કરવાનું દારે કહ્યું જ નથી તમારે પણ આવી પડેલા તપને છે ને તે હવે આજ્ઞાધર્મથી રહેજો એટલે જોયા નાણા કરજો તમે તમારું જ તપ બહારથી કોઈ આપે કોઈ તમને પજવે અને તમને તપ ઉભું થાય એવી કંઈ જરૂર નથી વગર પજવે તમે પજવાઈ જવાના છો કારણ કે આપણાથી બહુ પજવાઈ બધા પાર વગરના ખબર જ નથી પણ તેઓ કદાચ મજેથી ચાલી ગયા દરેક પોતપોતાની રીતે હા સરખા ના હોય દરેકના પ્રમાણ હોય નહી તો અનુભવ એક જ જાતનો અને વિશાલ બધું પૂતગલની વિવિધતા આટલી બધી એક જ જાતનો અનુભવ નીકળે રીતે એટલે તો કહ્યું દાદાએ કે અનુભવના પ્રમાણમાં અને અનુભવના લેવલ તમે એકબીજા જોડે રહેજો અને સત્સંગનું આખું પ્રમાણ ત્યાં છે એવું રે કહ્યું છે એટલે ચોપડીનો પ્રયોગ ચાલ્યો છે તો તમે આપતા પુત્રો દરેક પોત પોતે પોતાના અનુભવ જરૂર આપો આ વખતે આયા છે અમુક તો આ વખત આયા છે બીજા આપવા મળો અને મહત્મા તો આપે જ છે બધા હજુ બીજ ચોપડીઓ નીકળશે આવે બહુ સારું થશે આપણે અથવા આવે કેટલા બધા પાસે જાય છે એ બહુ લાભ થાય બહુ મોટો સ્વાદ તો આવ્યો કે નહી અમારો વિપુલ કઈ ગયો વિપુલ અહીંયા આવતો રે તું બે છે તારો અનુભવ ક્યાં ચાલ મોટેથી બોલ તું પાણી પી લોબેન આવ્યા કે દાદા જયંતિ દિવસે દાદાજી એકવીસ અગિયાર ઓગણીસો સત્તાણું એકવીસ અગિયાર ઓગણીસો સત્તાણું કઈ આગળ સિંગોદ સિંગોદ હા પછી જન્મ દિવસે ત્યાં જ્ઞાન લીધું પણ એ પેલા બે ત્રણ મહિના સમીર જોડે રોજ ડિસ્કસ થાય નાઇન્ટી સેવન માં દાદા આપણી પાસે જ્ઞાન લીધું એટલે એ પહેલા આ બધું શું વાત છે કશી ખબર નહીં પણ સમીર જોડે બધી ડિસ્કસ થાય એટલે જોડે જોડે ભણતા હતા એટલે એટલે પછી એને બધી વાતચીત કરી અને મને કહ્યું ભાઈ આ રીતે હોય આખું આ વિજ્ઞાન છે અને બધી વાતચીત કરી અને એક વાક્ય દાદાજીનું હૃદયમાં એટલું બધું જબરજસ્ત ઉતરી ગયું કે પ્રાપ્ત મન વચન કાળાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ અહીંયા દુઃખ ન હો ન હો ન હોય બોલો એટલે વાક્ય દાદાજી એટલું બધું જબરજસ્ત ગમી ગયું એ વખતે કે વાણીથી થઈ જાય વર્તનથી થઈ જાય પણ મનથી પણ ના થવું જોઈએ તો બહુ મોટી વાત કહેવાય જબરજસ્ત કહેવાય બગવા અને પછી બે મહિના સુધી બધા સત્સાધનો કર્યા જબરજસ્ત અને અંદર જબરજસ્ત એટલી તીવ્ર ઇચ્છા હતી કે ખરેખર આ બોડી કેવી રીતે વર્ક કરે છે જાણવું છે ભગવાનની હાજરી છે અંદર એનો અનુભવ કરવો છે એ તે જબરજસ્ત સત્સાધનો પાછળ પડી ગયો હતો બે મહિના સત્તર અને પછી જે જ્ઞાન લીધું દાદાજી આપણી પાસે અને તે સભા મંડપમાં બેઠો હતો અને વાનમાંથી તમે ઉતર્યા અને પહેલી જ વાર તમને જોયા હતા લગભગ પંદરસો બે હજાર મહાત્મા વસે એટલું બધું પાર વગરનું રડ્યો દાદાજી ખાલી જોઈને જ તમને અને જે ટેસ્ટ આવ્યો અંદર નાઇન્ટી સેવનમાં જે સુખનો અનુભવ થયો એના લીધે અત્યારે પણ એવું થયા કરે છે કે આ ટેસ્ટ જો બધાને થઈ જાય તો બધાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ના બધા જ મને એક પણ પ્રશ્ન નહીં થતો દાદાજી અંદર બધાને થવું જ જોઈએ એ તો હવે તો કંઈક બધા છે હજુ જ હતો નહીં નાઇન્ટી સમા થયો હતો કે આ ટેસ્ટો બધા નહીં જાય બધાના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય મને એક પણ પ્રોબ્લેમ જ નહીં થતો એટલે આપણે વિતરાગ દશા વાત કરી એમાં કઈ પૂછવું છે ભારત એટલે કે ભારત દેશ એવો છે કે જ્યાં આખા વિશ્વમાં ત્યાં એ સિવાય ઈવન આજે નાનો ભારતનું થોડું નાનું થઈ ગયું છે છતાં પણ એ ભૂમિ ક્ષેત્ર જેવું છે આખું અને ક્ષેત્રનો પ્રભાવ તો બહુ આજુબાજુ હોય પણ ધીમે રહીને વખત જાય એટલે સંકોચાય પણ મૂળ ક્ષેત્ર તો ના જાય એ રહેવાનું કેટલા બધા આ ક્ષેત્ર પર કેટલા બધા આક્રમણ શું નથી આવ્યું છતાં હજુ એ ક્ષેત્ર એના સંસ્કારો સચવાયેલા છે તમે જોજો साथ ही अंनू जीवन पुनर्जन्म मानून एनी गड़तूती मानव पड़े एट मानना नहीं अंदर भणलेने जो जन्मज अभी व्यक्ति मान्यता स्तर पर पुनर्जन्म छकू थी जन्म आए जन्म आए आप नोर्थ ईस्ट कही आसाम छे मणिपुर छेगाड से बधु नहीं कहता બધી કેટલા બધા જુઓ આપણા દેશો છે આસપાસ કેટલા બધા રાજ્યોમાં સમજાય છે બધે જ્યાં જુઓ ત્યાં પણ આ સંસ્કાર નહીં જાય આ માન્યતા નહીં જાય ઘર સુધીમાં નાનું છોકરા હશે વાતો કરતા હશે તો ભાઈ આ તું આપણું કરેલું છે આપણું ભોગવવાનું અને કરીશું એવું લણી શું કે છે આગળ કરેલું અત્યારે આ છે તે જોઈએ છે બધાનું સુખ પણ લણાય છે બધું સુખને દુઃખ ભેગું શું કહ્યું લડાય છે સુખ જાણતા નથી એટલે સુખનું પ્રોડક્શન કેમનું કરવું એ જાણતા નથી એટલે ધંધો થતો નથી આપણાથી ફેક્ટરી તો મારી બેઠા બધી પણ ફેક્ટરીમાં હું પ્રોડ્યુસ કરવું તું તો ખબર જ નથી પ્રોડક્શન શું કરવું તે એટલે જે નથી એને માની ફેક્ટરી તો નાખી દીધી ફેક્ટરી તે જ હું તે બધી ત્યારબાદ કરે છે એમ કરે છે પ્રોડક્શન કરે છે એટલે મૂળ માલ તો બધો જતો ને બીજી બીજી વાડીઓ મન બધે અને આ ખેતર કોરું ને કોરું એટલે આપણે સંસ્કાર એવા છે ભારતના કે એવા અંદરથી જીવન હતું એ ટાઈમ એવો સરખો હતો એ બધા બેલ્ટ આપે પુલી આપે ગમે તેમ એટલે આપણે આપણું જ અંદરના ખજાનાનું અને આપણું જ ઉંદર પાતાળનું પાણી આપણા જ ખેતરમાં બધું જાય અને ખેતર જાય રણિયામણું થાય એટલે બીજા બધાને લાભ આપે પછી સમજયું અને પછી જાય એટલે પુનર્જન્મનું છે એટલે એમને હું જ જીવું છે એવું નહી બીજા જીવે છે એવી રીતે બહાર ઈ જાય પાછું મારા કુવામાં બહુ પાણી આવતું હોય તો બીજા બધા ખેતરોમાં જાય કે ના જાય અહીંયા કયો કુવો તો પેલો બંબો કયો ભાઈ પછામાં માનો પછામાં માનો બંભો કુ કેટલા હજી છે મૂર્વો હવે જેવી બિહારીભાઈ મારી સાથે બેઠા છે બિહારીભાઈ તો એ મને અંદર સમજાય છે કે આ મારાથી જુદા છે પછી એવી રીતે હું શુદ્ધાત્મા છું અને આ પ્રદીપથી જુદો જ છું એ જ્ઞાનથી નિશ થઈ ગયો છું પણ હવે એનો જે મને અભ્યાસ કે હું કેવી રીતે એની ગોઠવણીમાં એટલે હું મારામાં હોઉં છૂટું ને પડતું જાય એટલે વાણીમાં કસામાં હોય નહીં પણ હું કોઈ પણ અવકાશમાં બેઠો હોઉં તો કેવી રીતે ગોઠવણી આખી થાય સમજી ગયું એટલે કેવા શું વાગીએ તમે કહો છો કે મારામાં મને હું શુદ્ધાત્મા છું મને બેસી ગયો પાકો એમાં તો મને શંકા રંગી રહી જ નથી બિલકુલ એ તો કોઈને ના રહે તો પૂછીએ તો સમજાય બધાને કે કોઈ દાડો તો કે નહી ધરાય નહીં તો હવે તમે વ્યવહારથી તમે આ ફાઇલ સ્વરૂપ છો મન કાયા સ્વરૂપ તમારું ફાઇલ સ્વરૂપ છે એમાં શંકા શંકા છે કઈ હવે તપાસ કરવી પડે કે નહીં એમાં નિશંગ થવું પડશે ને કેમ બોલ્યા નહી એમાં નિશંગ પડશે ને કે નિર્ણય નિશ્ચયથી નિશંગપણે આ એક નંબરની ફાઇલ છે નહી થવું પડે એટલા માટે આજ્ઞા આપવી પડી આજ્ઞા આપવી પડી અશુદ્ધાત્મા પર નિષ્ફળ થયા તમે કહો છો છો તો પછી આજ્ઞા જરૂર ક્યાં રહી મને કહો જરૂર ક્યાં રહી અહીં આજ્ઞાનું મહત્વ છે પણ રહી શકે નહીં એ પ્રમાણે બે દ્રષ્ટિ આપી તો આજ્ઞાથી આપવી પડે છે કે હવે આજ્ઞા પ્રમાણે જીવજો કારણ કે પૂતગલ જીવતું રહ્યું તમારું તે આજે એ સ્થિતિ ના હોત તો આજ્ઞાની જરૂર જ નથી એમ ને કારણ કે આજના મન વચન કાયા એવા આપણે એમાં જેવી રીતે રહેલા એવા આપણે એની જોડે જેટલી ઇનસિન્સીયરીટી અને ડિસઓનેસ્ટીથી એ ભાગો જેવા હશે તેવા રહીલા એવું આજે આપણી હમે છે એટલે એની અમે આપણો નિર્ણય નિશ્ચય કરવો જ પડશે કે હવે હું હન્ડ્રેડ પર્સન્ટ સિન્સીયર ઓનેસ્ટ છું તને જો તું આજના ધર્મપાણા જુઓ તો हाँ तेरे शक्ति खूटती हो है, तो शक्ति प्रार्थना कर मगत आज्ञा प्रमाण जीव कम वोट में जे बनविया रहे नै पड़ी जाए प्रदीत रे ना गमे थाय पर मैं रहू जामें कल्पना करने शू थी जवा आ कई बहार कई गोमगुम करवा जरूर नहीं आंदर ऐसी बधु करने એટલે આજ્ઞાધર્મ આખો અંદરનો છે નહી બહારનો બહારના શરીરને લાગુ પડે છે પરંતુ શરીર અંદર જીવી રહ્યું છે ને અંદર છે તો બહારથી શરીર જીવે છે ને જીવવાનું હતું અંદર મન છે બુદ્ધિ છે આખું શરીરનું ચિત આખું છે અહીંયા બેઠા છે તો અમેરિકાના ફોટા પાડી આવે છે બેઠા બેઠા અત્યારે ના બને સુરેશભાઈ આપણે આપણે બધા અમેરિકા ના દેખાય તમને જોડે જોઈએ પેરાલાલ દેખાય ને અહીં બેઠા તો અહીં જોડે જોઈએ आ के शक्ति, शक्ति है ते न्यूक्लियर शक्तिओ खोरवा अणुनी शक्ति खोरवा गया अणुनी शक्ति खोलना जेनी पास खोवा नहीं क्दरते लाधी गई पी ए समझो कि आ तो मरिया निकली मा, गयो मणस मरिया मरिया मणस न पोची शक आम छता पोचवा गयों જેમ આપણે આમ બચ્યું હોય ને આ ચાંદ લેવા જાય એના જેવું થયું છે આઈન્સ્ટાઈન રોકાઈ ગયા પરંતુ એ આજના વિશ્વને કેવી રીતે સમજાય આ બધું સ્પર્ધામાં પડેલું વિશ્વ કેવી રીતે સમજાશે આ બધું જેટલું જેટલું આપણું સ્પર્ધાત્મકતાનો સ્વભાવ પીગળતો જશે નીકળતો જશે તેટલું જ આપણને તટસ્થપણે આપણે આપણને ઓળખાતા જઈશું સમજાતા જઈશું નહીં તો નહીં સમજાઈએ આપણે પોતાને શું લાગે છે નિમિતાજી આપ જ કહો મોડ આપને જેટલી જેટલી આપણી અંદરથી સ્પર્ધાત્મક નું સ્પર્ધાત્મકતા સ્પર્ધાત્મકતા જે કઈ છે જે કઈ છે તે નીકળતી નીકળતી જાય નીકળતી જાય પીગળતી જાય પછી એ સ્વાદ આવે એનો સ્વાદ આવે એ ખરો સ્વાદ તે ખરો સ્વાદ વિપુલ તું કેટલો સ્પર્ધામાંથી નીકળી ગયો કે બોલવાનું સ્પર્ધ બોલ ને હજુ તો દાદાજી એ પ્રોસેસમાં ચાલુ છે ના પણ સ્પર્ધાનું બધું છે એ સમજાય છે ખરું સમજાય છે બિલકુલ ને હા અને એને લાગે છે કે સ્પર્ધામાં સિંગ્યુલર સ્વાદ છે કે બે ડબલ સ્વાદ છે સ્પર્ધામાં ડબલ સ્વાદ એટલે શું કેવો એને શું કે એટલે હજુ આપણો ડિસ્ચાર્જ ભ્રમ તો નીકળતો જાય છે બધો ભ્રાંતિ ડિસ્ચાર્જ નીકળે છે પણ હવે આપણે ભ્રાંતિ કહે બધા થઈ જાય એટલે એને ડિસ્ચાર્જ અહંકાર કર્યો ફલાઇલ કહી ભરેલો માલ કયો ખાલી થતો બધું કહીએ છીએ પણ એ સમજવું કોને પડશે આપણા માટે બીજા સમજશે કે આપણે સમજવું પડશે આ કે આજે ખરી લાગમાં આવી છે હે કાશીબા મલ્યા કે નહીં તારી પાછ છે ને જુતો એટલે પેલા મમ્મી કે બધા ભેગા થઈ ગયા નહી આવી ગયા બધા નજીક નજીક બધા આવી ગયા સરસ એટલે આવી વાત છે ભાઈ શું નિમિત્ત છે આત્મધર્મ પાક્કા થવા માટે પ્રોડકશનની જે વાત કરીને તે બે સૂત્ર સરસ આપ્યા છે દાદાએ શું બોલો આત્મધર્મ કરતા સંસાર બાય પ્રોડક્ટમાં મળે છે જે ફ્રી ઓફ કોસ્ટ મળે છે બીજું લખ્યું સંસારમાં જે બાય પ્રોડક્ટમાં અહંકાર છે એનાથી સંસાર સેજે ચાલે છે ત્યાં અહંકાર વિસ્તારીને પાર વગરની ચિંતાવર લીધે હા એટલે આપણું પ્રોડક્શન એવું આજ્ઞાધર્મનું અંદરથી આપણા જ માટે હોવું જોઈએ આવે એ પ્રોડક્શન પ્રોસેસ છે આપણો પ્રોસેસ અને દાદા ભગવાન કે છે મારે તો સહેજા સહેજ જ પ્રોડક્શન બધું પ્રોડક્શન થયા કરે છે કે વિશ્વના બધા જીવો આ શાંતિને પામો અને ઘણા ખરા જીવો પુણ્ય જે હોય તે એ મોક્ષને પામો વિશ્વના જીવો બધા જ પા ભાવના છે એ પ્રોડક્શન છે એમનું એ પ્રોડક્શન આખું રૂપકમાં આવેલું આતું અને એ રૂપક છે એ આપણને રૂપકમાં આપવા માટે એમને એ નથી એવું કહેતા કે મારામાંથી તમને તમને કશું આપ્યું છે તમારું તમને ખુલ્લું કરી આપ્યું બીજું કશું જ નથી કર્યું અને ખુલ્લું કરી આપીને તમે એનો આનંદ સ્વાદ લઈ શકો આ તમારા આ બધી ગુફા અને કેવી બધી ગુફાઓ જાત જાતની ગુફાની અંદર ગુફાની અંદર ગુફાની એટલી બધી જાત જાતની છે એમાં તમે તમારો ખજાનો હાચી શકો એટલે ગમે ત્યાં જશો ને તો ગુફાઓમાં આડી ગમ ખોઈ ગયા હશો આડી અડી ગલીઓમાં ગમે ત્યાં પણ ચાવી એ તમારી તમારી પણ જ રાખો લો એ જ ચાવી ખોલી નાખજો કહે છે એ યાદ ને આ દ્રષ્ટિ બીજું કંઈ જ નહીં સમજાયું ને તમારે મૂળ ઘર બતાવી દીધું ભૂલ ગુલામણી ભલેરી બહારની પરંતુ એમાં તમારું આ બે છે ને આ ચાવી એપ્લાય કરી નાખજો તમે તમે છો કે આ હોટેલ છે શું કહ્યું અત્યારે ક્યાં બેઠા છો તમે જગ્યા શું કામ છોડો છો હોટેલે હરો ભરો બધું કરવા ને તમે પણ જગ્યા નાખ્યો છો આવું કહેલું જ છે એટલે એને પ્રોડકશન કહ્યું અને બાકી વ્યવહાર તમારો એ વ્યવહારમાં જે તમારા શરીર છે ને શરીર અંગે આસપાસ આખા જીવન દરમિયાનનું તમે અને તમારા સગા વાલાઓ ગમે તે જોડે હો ત્યાં એ બધું જે આવવા કરવાનું તમને એમ લાગે મારાથી છે પરંતુ મારાથી એટલે વ્યવહારથી જે બનવાનું બની જશે તમારું કારણ કે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ જેટલું કામ કરવાનું છે કરી જ નાખવાનું છે કોઈ નહીં છોડે કોઈનું કહેવામાં છૂટવાનું છે નહીં સમજાય છે ને એટલે એ બધું આવી જવાનું છે એટલે કહેવાનો મતલબ શું છે કુદરત બધું સંભાળે છે પણ આપણે એ કુદરતને સંભાળવા દેવામાં આજ્ઞાધરમથી આપણે કુદરતને ક્યાંય અડચન સ્વરૂપ ના થઈએ કુદરત એટલે મન વચનકાયાનું કુદરતીપણે હો પણ અડચન સ્વરૂપ એટલે આપણે જેટલા અડચન આપણને થઈ પડેલા એ આપણે એનાથી ખસીયે એટલે ઓટોમેટીકલી મન વચનકાયા સહજ થતું જતું જાય કુદરતને આધીન ચાલતું જતું જાય એટલે એનું બાય પ્રોડક્શન છે ને ઓટોમેટિક કુદરત કરાવે એના માટે એને ફેક્ટરી ના કાઢવી પડે એટલે આ ઓરિજિનલ ફેક્ટરી આપણી થઈ કઈ થઈ ઓરજિનલ ફેક્ટરી ઓરિજિનલ ફેક્ટરી જે દાદા ને પોતેની એ ઓરિજિનલ ફેક્ટરી આપણને ખુલી આપી બધા પ્રોડક્શનની ઓરિજિનલ પ્રોડક્શન સુરેશભાઈ એવું જ ને કેમ તમે જોયા કરો એટલે આપણે સૂત્ર તમે બસો મું લઈએ નિમિત્ત અને નિમિત્ત ભાવ વગર આજ્ઞા ધર્મ નથી આજ્ઞાની પ્રાપ્તિ અને આજ્ઞાના સ્થાન કોઈ નથી નિમિત્ત અને નિમિત્ત ભાવ વગર હવે નિમિત્ત એટલે આપણે ફાઇલ શબ્દ મૂક્યો દાદા ફાઇલ સ્વરૂપે ઓળખાણ આપ્યું આપણને ઋણ અનુભવ સંબંધવાનું એ બધું એ બધું નિમિત્ત કહેવાય પણ નિમિત્ત શબ્દ બહુ ગંભીર છે બહુ મોટો છે નિમિત્ત શબ્દ આમ બધા વ્યવહારમાં એમાં ધર્મથી વાપરીએ છીએ આપણે પણ એને સમજવા માટે તો આયુષ તૂકવું પડશે પોતે નિમિત્ત છે કુદરતની સ્કીમમાં કુદરતની રચનામાં છતાંય પોતાને ખબર નથી કે આ નિમિત્ત છે અને તે હું છું આ વાત છે મોટી સમજાયું અને નિમિત છે તો કુદરતના આખા સંચાલનમાં અને કુદરતની રચનામાં આખું એ નિમિત છે તો એને નિમિત્ર સ્વરૂપે એ જીવતું બધાનું બધા જીવતા જીસ્મોમાં કામ સ્વરૂપ જશે કે નહીં કે પછી રોબો જેવું કામ કરવાનું છે બધી જ રીતે ભગવાનની હાજરી છે તો સમજાયું રોબો ગમે તેટલો હોશિયાર બનાવે ગમે તેવો બનાવે ઇન્ટેલીજન્ટ બનાવે ગમે તેટલું કરે પણ એમાં ભગવાન મૂકી શકાશે મૂકી શકાય પણ જીવતા માણસને રોકો બનાવી દો તો થાય સમજ્યા એટલે નિમિત્ત દાદા શું કે છે અમે જ્ઞાન આપીએ છીએ તમને બધા લાગે અને અમે કહીએ આવજો જ્ઞાન આપો અમે આપીશું એટલે પણ કોઈ આમ તો આવી શકે ને શું કરે આટલી ખટપટ એમને રહી ગઈ એ ખટપટ કામ કરી ગઈ આપણે આ ખટપટ છે જોઈ શક્યા હોત તોય બહુ કલ્યાણ થઈ ગયું હોત આપણું ખરેખર કહીશું તમને સાચું કહું છું દરેક જેના કોન્ટેક્ટમાં ને સંદર્ભમાં જે ખટપટ આવ્યો તો જોઈએ અમને ખટપટ અને હવે જેમ જેમ સમજાય છે તેમ તેમ ઓર ઉભરાય આણંદ ખરેખર કહું છું હાજર હોય ને ત્યારે ફૂલ સ્કેલમાં હોય તોય આપણને નજીકના નીકળતા હાજરી એટલી બધી એ નથી રહી પછી આપણને બધું થઈ જાય સમજવા જેવું છે બઉ એની જોડે ગમત કરતા અરે આય ગમત ચાલતી ચંદ્રકાંત ભાઈ આશીર્વાદ લઈને લઈ ગયા છે તારા તારું વન મોસાર કે શું કહું હેઠા છીએ પહેલી વાર આવી બન્યા પછી પહેલી વાર આવી નીરુબેન કોવું પડશે વિઝિટ મારતી જ બધે વિઝિટો લગાવું છું અહીંયા માર અને આપણે અજયભાઈ લઈ આવજે અજય બાબુને હજય બાબુ લઈ આવજે હા કે ત્યારે મોટા મામી ઘરા ને બાબુ છે એમને બહુ વાલા હતા અમારા બાણાભાઈ દાદાજી મારી આત્મિક પ્રગતિ માટે નિમિત્ત ભાવ સમજી ગયા ને બસ આટલું જ છે એટલે આ ફાઇલ નંબર એક એટલે નિમિત્ત ભાવ એટલે આપણે ફાઇલ નંબર એક સ્વરૂપે આજ્ઞાધામ સ્વરૂપે આપણે હોવાનું આ નિમિત્ત ભાવે પણ બોલવાની જરૂર નથી સમજવ જવું જોઈએ આપણને સમજ એટલે બે આજ્ઞા મૂકીને નહીં તો બે આજ્ઞા બે દ્રષ્ટિ રહી શકે એવી નથી આપણી પરંતુ એ સમજ્યા વગર એને નિમિત્ત છે એવું સમજમ જેમ સમજાતું જશે તેમ તેમ એ નૈમિત સ્વરૂપ એનું કામ ચાલુ જશે શું કહ્યું મિત સ્વરૂપે અને ત્યાં તમારું અસલ પ્રોડકશન ઉંદર રહેશે તે વખતે એટલા આવશે અને બહાર ફી પ્રોડકશનથી બધું નયમિત ચાલ્યા કરશે જગત જુદો એ સહજ સહજ દશા નિમિત્ત સરળતા વગર સહજ દશા ક્યાંથી લાવે હવે અંદર જેટલી અસરળતા છે એમાં સરળતા આવે આપણા જ થકી આપણી જ અંદર આપણા જ માટે અને આપણા જ કલ્યાણ માટે સમજાવ્યું ને કે જેથી આપણે સરખું આપણા પ્રોડક્શન પ્રોસેસમાં કોઈ આંચ ના આવે પ્રોડક્શન પ્રોસેસમાં એટલે આપણું આનંદ સુખ છે એ આખું પ્રોડક્શન પ્રોસેસ છે આપણું અને આપણું જોવા જાણવા પણાનો એનો પરિણામ સ્વરૂપ અંદર સુખ છે ભરતાતું પ્રોડક્શન બીજું કઈથી પ્રોડક્શન લઈએ હવે બધી રીતે આપણે અનુભવ કરી ચૂક્યા છીએ છતાંય એ અનુભવ કરી ચૂક્યા છે બહુ બહુ કર્યા નીકળ્યા એટલે આપણે જ આપણી જાતને કહેતા જઈએ એટલે આપણી જાત જોડે આવી રીતે રહેવું પડશે ખૂબ કહેવું પડશે દાદાએ ના કહ્યું કે ભરત તો એવી રીતે રહેવા માટે એને રાખવા પડતા હતા ચક્રવર્તી સાહેબ હતા મોટા શું એ ગમે ગમે તેવી રીતે હોય બધો બધું ઘણું બધું હોય તો શું ના હોય બધું તો કે ભરત ચેત ભરત ચેત પર આમ રાખવું જ પડતું હતું આપણને અંદર બેસાડી દીધું તો કે આપણી દાદાએ કહ્યું ને તમે નોકરી કરતા હો અને તમારે નોકર રાખવાનો ક્યાંથી રાખી શકવાના એટલે અમે અંદર મૂકી દીધા છે એ પ્રજ્ઞા પહેલા પ્રજ્ઞાશક્તિ હમ સિન્સિયર પાછી હા સિન્સીયર અને માનેલી બહેન બહુ મુશ્કેલી કરે માનેલી બહુ પછી ઘર જમાઈ દે તમારું નાસપ શું કરે મારી માનેલી બહેન છે મારી આપણે કહીએ છીએ ને બુબેન ચાલો એટલે નિમિત્તનું દાદા કહ્યું કે બંધાર ત્યારે નિમિત્ત અને છૂટી તે એટલે નિમિત્તની બહુ બુદ્ધિ હંમેશા સમાવી દેશે સમજ હમેશા સમાવી દેશે બુ ઉભરાવી સમ વિદેશ ઉરા વિવાદ કરવા કુતર કીબુધિ ચડસે હઠે વામે વિવાદ કરવા કુતર કી બુધિ ચડશે હઠે હમ ગવાતા ઉછળી જૈને કોઈ નું બુ કરવા લે ગવાતા કરી જૈને કોવારસે હીત અહીત ભૂલિને ભૂકસે ગમે તેવા આક્ષેપ કરે ભુક આક્ષેપ કર સમજ હમેશા સમય સમજ હમેશા સમુ દેવરા વિદેશ સંસારિકને પરમાથિક પથ અજવા સમ્ય બુદી સંસારિકને પરમાથિક अजवाले अजवा कबूदी बन्ने रस्ते अनर्थकारी तेनु नाम जविपरित विपरीत बोधी बन्ने रस्ते अनर्थकारी જ વિ તબો અતિ બુધિયલ નું દદા પણ પુછિયા વિણ પણ બોલી ઉઠસે અતિ બુદ્ધિ અલનું દોરડાપણ जियावन अपन बोली उठ से समझ हमेशा समा विदेश ने बुदरा विदेश समझ हमेशा समा विदेश દ ભરાે સમજણ વાળો પહેલા ખુદની ભૂલ થઈ તો માપી માંગે સમજન વાળો પહેલા કુદની તો માપી માંગે કજિયાનું મો કરે તે અહિંસ કસૂરા વીરને માગે કજિયાનું કારું કરે તે અહિસૂરા વીર ને મારે કારણવીના જગડા ખોરી જગત ને બાળે ઉભરતા ક્લેશે કારણવીના જગડા ખોરી જગત ને બાળે ઉભે છે અ કારણ પણ સમજથી પ્રેમી જગત ને ઠારે સમય દ્વેષે કારણ પણ સમજથી પ્રેમી જગત ને તારે સમય દ્વેષ સમજ હમેશા સમૂતિ ઉદેશ સમજ હમેશા સમૂતિ જય સચિદાનંદ આ સુરેશભાઈ આપણે એક એક એક પ્રોજેક્ટ કરવા માટે આખા વર્ષમાં પાંચ છ પ્રોજેક્ટ કરે કેમ હા દાદાજી તો એમાં રાત દિવસ જે બચી પડે છે અત્યારે આ વર્ષના પ્રોજેક્ટ ચાલે છે આજે બે ના પ્રોજેક્ટ માટે અત્યારથી પેરેલ તૈયારી કરે છે માનસો તમે ફોર્ડ કંપનીમાં આખી જિંદગી કામ કર્યું અને મફતમાં પૈસા લેવા કરે છે કંપનીને અત્યારે સાહેબ કોને મફતમાં લો ના દાદા મફતમાં નહી જરીબી મફતમાં નહીં તો તમે કામ નથી કરતો તો આપે છે મહિને મહિને એનું શું એ તો બધું પૂરણ કરેલું ને અમે અઠાવીસ વર્ષ એનું આપે છે અત્યારે શું અને ફોર્ડની ગાડીઓ એનું ટ્રાન્સમિશન શું કહ્યું ટ્રાન્સમિશન બહુ મહત્વનો ભાગ છે એનો બહુ જ મોટો એનું આખું છેલ્લું પ્રમાણપત્ર એમને એમની પાસે બધી ગાડીઓ બધી મોડેલ આવે ને તે વારાફરતી એમને આવી જ જાય એમને તમે નવી નવી ગાડીઓ કહી દેવા છે ઘડી વાર કે આ અમારે વાપરવાની મળે ને અમારે બધું વાપરી બધું પહેરીને પછી એને રિપોર્ટ કરવો પડે મજા પડતી હતી નહીં નવી નવી કાર્ડ મજા આવતી પણ બધી રીતે તપાસીમાં કઈ ગમે જવું પડે જવું પડે એટલે આમને સુરેશભાઈ આટલી બધી મહેનત કરે છે શું તમને અવાજ આવે છે એમાં સવાલ શું દાદા શું નથી આવતું અત્યારે આખો અમારી લાઈફ દાદા ચેન્જ કરી નાખી સુરક્ષાની વાત કરો છો ને હજુ એમને એ કરી મૂકી દીધું આપણી પાસે શું નથી આપણે બધા ફર્યા કરીએ છીએ શું આપણી પાછ સમય નથી મળતો આપણે એ વાત જુદી રહીએ એવું જ હશે ને તારે ફી ટાઈમ ના મળે એ જ ભાંજગળે છે મોટી કંઈક મિનલ ફી ટાઈમ કાઢવો તો નીકળી શકે હાળવો જ પડે તો આ તું કાળજે આવે આપતા પુત્રો તમે જાવ છો કે નહીં બેંગ્લોર કોઈ નથી આવતા નહીં કોઈ બહુ નરમ થઈ ગયું હા ક્યાં તું કઈ પપ્પાની આ છો બોલે તો પેલો હમો ધ્રુજી જાય આજે નરમ થઈ ગયું તું તમારા ઘેરે બહુ સમજદાર છે હા બઉ સમજદાર છે આપતા પુત્રો બેંગ્લોર માં જવાનું થાય જરૂર જજો હમ જરૂર જજો એને ઘેરે બં ઘરે જવાનું અને ત્યારે લઈ જ જવાના બધા એટલે શું કહ્યું તમે કઈ નહી મને સુરેશભાઈ કહ્યું કે આપણે આ ગીતા છે ને દાદા ભગવાને સુંદર પ્રકાશ પાડ્યો છે આવો પધારો આ બાજુ ધીમે આ બાજુ આ આ બાજુ ખુરશી પર છે જ બેસવા બેસવા દો બેસો બેસો બેસો બેસો મને ખબર મેં ખુરશી જોઈ નહી છે પણ એમને સારું પડતું હવે તમે ત્યાં બેસી જાવ ત્યાં ત્યાં બેસી જાઓ એટલે સુરેજભાઈની ભાવના હતી કે આપણા ગીતા પર આપણા અક્રમ વિજ્ઞાનના દ્રષ્ટિ પ્રકાશથી આપણે દાદા ભગવાનને પ્રકાશ પડ્યો છે અમુક અમુક સમય સમય પરંતુ આમાં સત્સંગ દીકરા તો સારું પડશે એટલે શરૂઆત કરી હતી આપણે ટુ થાઉઝન્ડ દાદાજી ગીતાનું આપણે અધ્યાય ચાલુ કરેલા બધા તો સાત અધ્યાય સુધી આપણે આવેલા ડિસેમ્બર અત્યાર સુધી ગયા તા આજે આઠમો અધ્યાય માટે ચાલુ કરવા માગે છે આપણે આઠમો અધ્યાય અને દાદાજી આ શ્લોક પરીખ સાહેબ પાસે હું ગયો આ આઠમા અધ્યાયમાં બીજું શ્લોક સિલેક્શન તમે મને કરી આપ્યો તો પરીક્ષ સાહેબના અક્ષર નું છે આ એમણે આ શ્લોક સિલેક્ટ કરેલા છે આઠમા અધ્યાય નાખી દીધા પરીક્ષ સાહેબ છે આપડા હોલિસ્ટિક સાયન્સ હોલિસ્ટિક શું છે એમાં પરીક્ષ ડાયરેક્ટર છે ને એમની વાત છે આ એટલે એમને આઠમા અધ્યાયનું કહ્યું છે આપડે લઈએ ચાલુ કરીએ ચાલો આઠમો અધ્યાય ગીતાજી નો અક્ષર બ્રહ્મ યોગ નો અધ્યાય છે શું કહ્યું જે આખું અક્ષર બ્રહ્મ યોગ આજે ચેતન એટલે કે જીવતા સ્વરૂપે આપણે ના જોયો ત્યાં આગળ છતાં ચેતનતા ત્યાં હાજર છે આપણે જઈને આવ્યા નાની બ્રહ્મપુર માં નાની બ્રહ્મપુર કે શું નાની બ્રહ્મકુર કારણ કે દાદા લઘુત્તમ પુરુષ હતા દાદા લઘુત્તમ પુરુષ હતા એટલે નાની બ્રહ્મકુર તેમાં જોઈ ને આયા આપણે ચેતન દાદા એ બિલ્ડીંગનું નામ અક્ષર ભવન જ છે અક્ષર બ્રહ્મ યોગ જોઈ ને આયા આપણે એટલે એ લઈએ આપણે ચાલો परीक्ष साहेबे जो श्लोक कहलाइए बराबर एम आठमा अध्याय आठमो श्लोक लीधो ब अभ्यास योग युक्त न अभ्यास योग युक्त न चेत सा नान्य ग्रामीण परम पुरुष दिव्य पार्था चिंतन एट्ले आजमाग् भाषा है कि संस्कृत आप संस्कृत सीखी आया छे बता लैले पहलू तो એની અંદર અર્થ આપ્યો છે આ શ્રીમદ ભાગવત આપણે અમદાવાદની છે ને આપ્યું પરીક્ષા આપી આપણે અમદાવાદની આપણે હે સારું ચાલો બરોબર છે તો એમાં અર્થ આપે છે વાંચી જઈએ હે પાર્થ અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનારા ચિત્તથી નિરંતર ચિંતન કરતો મનુષ્ય પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરૂષને પામે છે આવું કે છે તો હવે આપણે આ અક્રમ વિજ્ઞાનને પ્રકાશથી આ સમજીએ આપણે બરોબર છે એટલે આ શ્લોકમાં અભ્યાસના સ્વરૂપ યોગથી કહ્યું એટલે આપણું પુનર્જન્મ માનતો આપણો આ દેશ આપણી આ ભૂમિ આપણું આ ક્ષેત્ર એમાં જ્યાં સુધી બધા મન વચન કાયાના યોગોનું સરખાઈ હતી આ કળિયુગમાં પણ ત્યારે પણ એ ચાલતું પરંતુ એ સરખાઈ નથી તે કરતી કળિયુગ બેઠો એટલે આખી સરખાઈ બધી છિન્ન થઈ જાય છે એટલે શરીર રહેશે આખું નાખું પરંતુ મન વાણીને કયા બધી જુદી જુદી દિશામાં વિહાર કરતા હોય છે બધા પોતપોતાની રીતે સ્વતંત્ર કામ કરતા હોય છે આની આ ભાતગઢ છે મોટી અને આજ્ઞાધર્મ આપણને અંદરથી મન વાણીને કાયા સ્વરૂપ એકતા સ્વરૂપે જીવવાનો આપણા પુરુષાર્થથી એક બહુ મોટું યોગદાન કરે છે આજ્ઞાધર્મ આ વાત આપણે સમજીએ તો આપણને આજ્ઞાધર્મનું આખું મહાત્મ પકડાશે આ હું મારા અનુભવથી કહું છું તમને અનુભવથી કઉ છું આપને સમજાય કે નહીં બધાને આપણે કરયુગના હિસાબે કોઈના પણ દાદા કે છે અમારા એમ પટેલના યોગે એવી રીતે ના હોય પરંતુ એ બહુ સુંદર રીતે લઈને આવે એમનું મન એમની શક્તિને બધું એ કારણે એવી રીતે એમના જીવનમાં આ રીતે રહ્યા અંદરથી અને કલમોનું એ નવ ચૌદ કલમોથી એમનું જીવન હતું આરાધન હતું એ પ્રમાણે જીવ્યા અંદરથી એ અભ્યાસ યોગ શું अभ्यास योग अभ्यास एट्ले पुनरावर्तन समझिए कि नहीं रीविजन अपने परीक्षा आए तरह बधु आखर वर्ष मेहनत करी हो अठवाडिया जे राख्या होटले जितना पेपर होने से पेपर से ली तुं पेपर ताजी परीक्षा में आई तु तो कर नहीं बधु रीविजन कर आप अभ्यास अभ्यास एट सतत पुनरावर्तन अपने अंदर थी आप હોવું ઘટે કઈ રીતે એ જોવાનું છે એવી રીતે આપણે યુક્ત એટલે યોગથી યુક્ત બીજી તરફ ન જનારા એટલે આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કર્યું હોય ભગવાન આગળ એટલે અહીંયા આગળ પાર્થ ભગવાન કૃષ્ણ ભગવાન બેની વચ્ચેની આવના કારણે એ કહ્યું છે એટલે ચિત્તથી નિરંતર ચિંતન કરતો મનુષ્ય એ સામાન્ય ભાવે કહ્યું છે પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને પામે છે આવી રીતે નિરંતર ચિંતન કરો તો પુરુષ કુદરતી રીતે પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષને પામે છે દિવ્ય પુરુષ એટલે પુરાણ પુરુષ આપણું અંદરનું છે તે આપણું એને ઝાંખી થાય છે આ ગીતામાં આશ્લોક કહ્યો છે એમાં એમને એટલું ગુઢ રહસ્ય મૂકી દીધું છે પરંતુ આ ક્યાં કોને પકડાય મરમાં આપણે કેવી રીતે પકડીએ શરીર તેવું પછી કેવી રીતે પકડાય અને શરીર હું કઈ રીતના ગીતા વાંચવા જઈએ તો ગમે તેવા સમર્થ વિચારક હશે બહુ સુંદર રીતે વિચાર કરતા હશે પોતાના શરીરના કોન્ટેક્ટમાં અને સંદર્ભમાં અને એમનાથી શક્ય એવા બધા પ્રયત્નો થયું કે શરીર પ્રત્યે કોઈ પાર્શિયાલીટી નહીં રાખે પોતે એવી રીતે અંદરથી રહેશે ત્યારે અભ્યાસપૂર્ણ યોગ થાય છે પણ એવો સહેલો નથી હોતો સતત એવી પણ ગીતાઓ છે ઘણાને ગમે છે કે કિશોરલાલ મસરૂવાલાની ગીતા એમની બહુ અભ્યાસપૂર્ણ બહુ સરસ છે કે છે શું કહ્યું આપણે વિનોબા ભાવેજીની ગીતા તો કે દરેક જાત જાતની ગીતા કેટલી બધી નીકળી છે આપણે કેટલી ઘણી ઘણી અને ઘણાને એક અધ્યાય ગમે તો અધ્યાય પર આખું શાસ્ત્ર રચી નાખે છે એવું હોય છે હવે ગીતા કૃષ્ણ ભગવાનની એ ટાઈમમાં અને એ ટાઈમના સંદર્ભમાં જે અર્જુનને ઉપદેશ સ્વરૂપે અપાયલી એટલે સમજણ આપવા સ્વરૂપે અપાઈ હતી એમાં આજે આ વિશ્વમાં આટલું બધું કામ કરી ગઈ છે એમની પાસે કૃષ્ણ ભગવાન પાસે હતી જ્ઞાન હતું એમની પાસે જ્ઞાન હતું પણ દ્રષ્ટિ તો બહુ આવે છે પણ જ્ઞાન જરૂર હતું વાસુદેવ હતા સમર્થ વાસુદેવ કે મારો જન્મ જ આ अधर्म धर्मी दुनिया में मिक्सर वाली दुनिया में अधर्म धर्म पर विजय न प्राप्त करे धर्म पर चढ़ी न बेसेम ने काढ़ाट आया छे कि अगर धर्म सारखी रीते जीव सके धर्म एटीटिवली जीवनारा होगेटिवली जीवना, जीवना पास बड़जबड़ी थी આના પર ચઢી ના બેસે અને એમનો કચરગાળ ના કાઢે એવી રીતે કર્યું છે એટલે એ ધર્મને અધર્મની ભાષા જુદી છે પછી લેવાય કેવી રીતે આ તો બધું આ સમય છે બહુ જુદી રીતે એટલે અભ્યાસ શબ્દ બહુ અગત્યનો છે પરંતુ અભ્યાસ પૂર્ણ અહીંયા ભારતમાં મનુષ્ય આજે મન વચનકારના યોગની એકતાના અભાવમાં રહી શકે નહીં કારણ કે પ્રકૃતિમાં એટલો બધો રત થઈ ગયેલો છે एने अभ्याह तेज हूं शरीर तेज हूं आध्यास हे खरी रीते अधिदय स्वरूप योग कर यज्ञ कर अंदर थी अभ्यासपूर्ण यज्ञ थी केवर् अंदर थी अधिदेव स्वरूप यज्ञ कर यज्ञ में पोते પોતાના ચિતની એકત્રતાએ કરીને એકાગ્રતા એમાં એ પોતે પોતાને અડચણવાળું બધું જે આવતું હોય વચમાં તો કે એને સમર્પણ કરી દે પરંતુ એના લક્ષ્યમાં હોવું જોઈએ કે હું અહીંયા આગળ અધિ દૈવ સ્વરૂપી મારા યોગમાં અંદર છું એમાં અભ્યાસપૂર્ણ રીતે મારી રીતે કેવી રીતે હું રહું કે જેથી હું જ મારા હવનમાં મારું આ નેગેટીવ પણ અધર્મનો ભાગ બધો એમ સહન કરી દઉં સ્વાહા એ વાત છે બહુ એટલે આ બહુ મોટો યોગ છે આખો એટલે એને એટલા માટે જ કહ્યું કે અક્ષર બ્રહ્મ યોગ શું કહ્યું હા અક્ષર અવિનાશી અવિનાશી અને એમાં અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત શું કહ્યું અભ્યાસ સ્વરૂપ એને સતત પોતે એકાગ્ર ચિત્તે કરીને અભ્યાસપૂર્ણ રીતે સ્થિતિમાં રહેનારો એ યોગ છે એક એટલે આ યોગનો શબ્દનો અર્થ આજે ગીતામાં જુદી જુદી રીતે કરાય છે જુદી જુદી રીતે એ ક્રિયા યોગથી કરાય છે એટલે કરવા પણ યોગથી એટલે કર્મઠ એવો શબ્દ વાપરે છે બધા ઘણા કે કર્મઠ એમાં પાછો ના પડે એટલે પ્રારંભને લમણા પર હાથ બેસી ના રહે આવા બધા અર્થોમાં કહેવાય છે યોગનો ખરો અર્થ આ છે યોગનો ખરો અર્થ આ છે કૃષ્ણ ભગવાન છે આપણી આગળ તો કૃષ્ણ ભગવાન એટલે કે આપણી અંદર છે તે ભગવાન છે તે એવી રીતે એનું અંદરથી રહેવું પડે એને શું પણ એ તો અર્જુન માટે બેની વચ્ચેની વાત હતી અત્યારે કૃષ્ણ ભગવાન કેમ ન ઓળખાય આપણને હજે હાજરા હાજર કૃષ્ણ ભગવાન આવે તો મુશ્કેલી પડી જાય એટલે એમને વેશ બદલી નાખવું પડે છે શું કહ્યું પછી રા હોય છે તો ખરા પણ એ ઓળખાવ છે હાજરે હાજુ કે અમે આઈએ છીએ આ છીએ આવો આવો આવો પણ તે હાજર હોય એટલે જેટલા પુરછાની બાધા બરોબર પામી ગયા છે આપડે બધા એટલે આ શ્લોક નંબર આઠમો છે પછી परीक्ष साहेब कहते आगे जजो तो ते वीस श्लोक पर आजो वीसमा श्लोक पर शू कह परस तस्मा तू भावोन्न्योज व्यक्तौ व्यक्ता सनातन એનો પરીક્ષા સાહેબે આ રીતે એનો એ જ અર્થ લીધો છે આ ગીતા જેમમાં મૂક્યો છે આ પરીક્ષા પોતાના હાથમાં લખ્યું છે ગીતામાં અહીંયા આમાં જુદો છપાયું છે એટલે પરીક્ષ સાહેબે કર્યું છે કારણ કે અમને સ્વાદ આવ્યો છે ને પોતાનો બહુ અત્યારે તો બહુ સુંદર કામ કરી રહ્યા છે રિસર્ચમાં બહુ ફાઇન મિનરલમાં ઇન્ટરેસ્ટ લેવા જેવો છે તને રિસર્ચનું કોઈ સાહિત્ય મળ્યું છે બેન રિસર્ચ આ બધા ઇન્સ્ટિટ્યુશનમાં અમેરિકાના અહીંયા આગળ કોન્ફરન્સ થાય છે સેમિનાર થાય છે આખા ભારતના બધા જ સ્ટ્રીમ બધા આવે છે બધા બધે નોર્થ સાઉથ ઇસ્ટ વેસ્ટ એવરી કોર્નર બધા જ બોલો નથી મળ્યું ને ઇમેલ બરોબર છે પણ તારી આ પાસે પેલું હશે ને મટીરીયલ તો સારું પડશે કે આપણી સમક્ષ રાખીને આપણે એના પર કોન્સન્ટ્રેટ કરી શકીએ ને ઈમેલો ફિમેલો બરોબર પણ અમુક રીતે બરોબર પણ એકચ્યુઅલ આ પ્રિન્ટેડ આપણે હોવું જોઈએ સાથે જોઈએ એટલે તમે મને કહીએ કે એમને મોકલી આપજો તમે મહેશાનંદજી મુક્યા છો હિન્દેશાનંદજી आख साहेब पास मेरवी लो सैट मोक आप हाँ एड्रेस फोन नंबर ई मेल बढ़ूल जरूर नहीं एड्रेस लेकिन तो अं आगर बीस मसल शू क्या लखे चे? अर्थ करे परीक्षा साहेब के अव्यक्त करता साव पर एवं अन्न एट्ले कि विलक्षण जो सनातन अव्यक्त भाव छम दिव्य पुरुष સઘના જીવોના નષ્ટ થવા છતાંય નાશ પામતો નથી આ અક્ષરબ્રહ્મ યોગ કર્યો એટલે આ આઠમા અધ્યાયમાં ભગવાન અર્જુનને સમજાવે છે જો ખુરશી તમે બેસો નિર્બંધ એટલો થશે ખુરશી મળી જશે બીજી કાર્ય આપશે બીજી ખુરશી છે હા તો ત્યાં બેસી જાવ छसाप आप जन भू बराबर बस हा चाल अव्यक्त करताय साव पर एट अव्यक्त एट व्यक्त नहीं एवं एना करताय साव पर एवं अन्न एटे आटलू नजीक से शरीर शू अव्यक्त म साव, साव पर तो आटल नजीक है बहुत दूर छक लगा भगवान एवं साव पर एवं अन्न एट्ले कि के विलक्षण केव के विलक्षण विलक्षण एले विचिक्षण शू विशेष लक्षणों वो जो सनातन अव्यक्त भाव से कायम अव्यक्तव्य भाव छे हूँ कर अव्यक्तव्य सनातन ए परम दिव्य पुरुष ए पुराण पुरुष सघा जीवों नष्ट थीवों जीव भाव ने पम्छे ए शू कहूव ए देह એટલે એના જીવ આત્મા સ્વરૂપ કયો જીવ આત્મા એ નષ્ટ પામવા છતાં પણ આ અક્ષર નાશ ના પામી શકે એટલે અક્ષર કહ્યું એટલે અક્ષર બ્રહ્મયોગ એને એટલે કયો એટલે આ બે શ્લોકમાં એમને આખું હજુ એકવીસમો છે પાછો આગળ આગળ જઈએ એને અક્ષર બ્રહ્મયોગનો આખો સાર એમને મૂક્યો છે તે જોઈએ एट एनी श्लोक लखे अव्यक्तौर इतस्तमाह परमा गति यम प्राप्य न निवर्तनते तद्दात्म परम जे अवक्तव्य अक्षर एवं ना ओ एज अक्षर नामना अव्यक्त भाव ने परम गति कहे तथा जो सनातन अव्यक्त भाव ने पमी मनुष्य पाछा आता परमधाम है आ भाषा एवं बड़ी गूढ़ भाषा एमनी सा केन्द्रित भगवान पर बने सखा स्वरूपत भगवान स्वरूप समझातु नत ए बोझ निकली गए आखो ब અને એમ એ રીતે કહ્યું છે અને છતાં એ તો પડે જ ને એમને પૂછવું જ પડે છે સતત પૂછવું પડે છે કે છેલ્લી છેલ્લામાં એનો નિવેડો આવે છે કે હવે હું પહોંચી નથી પડતો પૂછપુછ કર્યા કરું છું ને આગળ જઉં છું પણ નથી પહોંચી વળાતું એના કરતા તમે જેમ છે તેમ બતાવી દો ને કોણ છો હાચું કહી દો ને કેવા છો એટલે પછી કે છે પછી લડવાનું છે એવી આવી એમની બિહોડતા આ બધું દેખાય છે એને એની સમજમાં હા ભગવાન એ નથી વિરાટ સ્વરૂપ એટલે કેટલા સ્વરૂપે બતાવે છે કારણ કે યુદ્ધની ભૂમિકા છે ને એ ભૂમિકાના સંદર્ભમાં આવું જોઈએ સમજાવ્યું ને વિરાટ સ્વરૂપ કેટલું બધું મારામાં અનંત બ્રહ્માંડો છે અને મારામાંથી જ અનંત બ્રહ્માંડો નાશ પામે છે અને સર્જન પણ થાય છે અને બધે જ્યાં પોતાનું હું છે ને સર્વસ્વ સ્વરૂપે કેવી રીતે તે હું પણ એટલે પોતાનું અક્ષય બ્રહ્મ સ્વરૂપ છે એટલે કે બ્રહ્મનું સનાતન સ્વરૂપ સનાતન સ્વરૂપ હજીવ સ્વભાવમાં જીવમાં આખું ભરાઈ પડેલું એ છે કે જીવ નાશ પામતા એ નાશ પામતું નથી નશ્વર દુનિયાઓમાં આપણને નાશ પામતું ના બધું દેખાય છે સિનેમાના સીનો જેમ બદલાઈ હોય અથવા તો નાટકના સીન બદલાતા જાય તેમ લાગે ખરું પરંતુ એમાં આપણે એટલા બધા છીએ કે આપણે આ બદલાતું बदलाय से पी बीज आज बीजो सीन ए दखाता कारण के आप व्यक्त थी गया बधाई अंदर एटने आ श्लोक बहुत सारी रीते समझाए कि हम आप आ बदूज व्यवहार भाग ए बदोज निकाली एट्ले कि नाटक में जी रीते सीन सतत बदलाया करता हो એવીતે રીતે બદલાતા સીનો વારો ભાગ છે કોઈ પણ સીન સ્થાયી ના હોય સ્થાયી રહી શકે જ નહીં એ તો કોઈને ગમાય નહીં તમારે એટલે આપણને મળ્યું આપણને સરસ પોતે જ પોતાની ફિલ્મ જોવાની મળી આખી લાઈફ લોંગ વિડીયો ઉતારીએ તો અમુક જ મળે પણ ફિલ્મ જ આખી મળી જાય જોવાની નહીં અટકે કશું નહીં અને ઓટોમેટિક કેટલી સરસ કશું એમાં ગોઠવણી કરવી ના પડે કંઈ નહીં બધું જ ઓટોમેટિક અક્ષર બ્રહ્મ યોગ એટલે એકવીસમો અધ્યાય અને છેલ્લો શ્લોક લીધો છે એમને છવ્વીસમો અને બે છવ્વીસ ને સત્યાવીસ એ છે શુક્લ કૃષ્ણ ગતિવેતે જગત શાશ્વતે મતે એક ક્યા યાત્યના વૃત્તિ મન યા વર્તતે પુનઃ जगतना बे प्रकार मार्ग शुक्ल कृष्ण मार्ग सनातन मनाया छे आग ग्रहण करना ज्यादा पाछ नहीं फरव पड़त यह परम गति ने पे बीजा मार्गे जनर फरी पाछ आर्थात जन्ममरण फेरा में फरे अं आगर शुक्ल कृष्ण ए मार्ग सनातन मनाया है चे, तो है भारत की संस्कृति है आर्यन संस्कृति है अपनी एट्ले कि अंधारा में अजवारू फोरना अपने अजवार जीइए छे अजवारा दरफ जवा बधा भाव से आप दरको होता अजवारु जड़तू नहीं आखू जीवन जाए बध जाए जीवन जीवन जाए अजवार लाभत अजवार लादत नहीं जो अजवार जगे पलवाई जाए બુદ્ધિનો હું મૂક ફાનસ સમજ એટલે માણસે માણસ સ્વરૂપે જીવવું જોઈએ ફાનસ સ્વરૂપ થઈ જાય ત્યારે જ આવી સ્થિતિ થાય માણસ જેવું માણસથી માણસ છું ફાનસ કે છે કહેવામાં આવે છે વ્યવહારમાં કહેવામાં આવે છે અને હકીકતમાં તું ફાનસ પોતાની ફાનસ માલું તો ફાનસ જેવું કામ આપતું બીજાને પ્રકાશ આપ ખાડો આવતો હતો કે હું થરું જો અહીંયા ખાડો છે ભાઈ ના જશું પણ એ નથી કરતા તો એ નથી કરતા તેઓ કહે ફાણસ એવું હોય તારે બે બાજુનું હોય એક બાજુ અંધારો અને એક અજવાર વાળું એટલે પેલું અજવાર ફેરવી નાખ્યા પેલો પડે ધમાક કરતો શું કરે દાદા એ ભાષામાં કેવું સરસ સમજાયું છે કેટલું સરસ સમજાયું છે એટલે આ ગીતાના અધ્યાયમાં એ આખો યોગ જુદો હતો કૃષ્ણ ભગવાનના સમયમાં અને ત્યારથી જ આ ભારતની જે અવદશાના લક્ષણો આવવાના હતા એ શરૂ થઈ ગયેલા હતા ત્યારે તે બધું આખું મહાભારત થયેલું છે સમજાયું હા એટલે અમને એક વડીલ મહાત્મા તરફથી જાણવા મળ્યું અમને ખબર નહીં આ અમે નતું રા પણ કે છે એ મુંબઈમાં દાદા હતા ત્યારે સત્સંગમાં ત્યારે આ મહાભારત રૂપી વાત નીકળી એ તો હોય જ એ તો આપણે બધામાં હોયા જ કે છે થવાનું દાદા એટલે આવી રીતે જ્ઞાન માર્યું છે બધા મહાભારત તો થાય જ કેશો મને ખબર નહીં પણ આ વડીલ મહાત્મા એ જેમની જોડે દાદા બહુ નજીક મહાત્મા વડીલ હું પછી અમારે અમેરિકાના વડી મહાત્માએ પણ એમને ટાપશે એટલે સમજવાનું ચેતવાનું છે મહાભારત આજે એ જ મહાભારત ના છે નીકળો નીકળો નીકળો કઈ ગયા રમેશ રમેશભાઈ હા ચાલો નીકળો ઇતાબેન હા સુરત ને આ શાંતિ ટેલતા ટેલતા જાઓ એટલે આ એકવીસમો શોક છે છવ્વીસમો એ લઈએ આપણે જગતના બે પ્રકારના માર્ગ શુક્લ અને કૃષ્ણએ આપણે જોયું આપણે એટલે હવે આપણે છીએ એટલે આપણે જે કૃષ્ણ પક્ષમાં હતા તેથી આપણી દાદાએ મુક્તિ કરાવી અને આપણને શુક્લ પક્ષમાં મૂકી દીધા શુક્લ પક્ષ એટલે કે ચંદ્રમાના તેજમાં મૂકી દીધા શું કહ્યું એટલે અમાવસ્યાનું ડંકૈલા ચંદ્રમા જે હતા એમાંથી કાઢી અને અહીંયા મુકા શરૂઆત કરી અમાવસ્યામાંથી શરૂઆત કરી એટલે કવિરાજે કહ્યું કે પૂનમ થઈ ગઈ રે અમાસ એટલે હું તો વિચાર કરતો થઈ ગયો કે શું બોલે છું પૂનમ અમાસ કેસે એટલે કે અમાસ પૂનમ થઈ ગયા છે એટલે પૂનમનું પરિણામ આવવાનું છે એનું આવે કારણ કે પહેલો દિવસ થયો ને કવિરાજનો એવા શબ્દો વાપરે ને કઈ માથું ફેરવી નાખે આપણું બહુ મજાના પ્રયોગ હતો બિલ્ડીંગ બહુ ફાઇન થયું છે એટલે પહેલા દિવસે શુક્લ પક્ષનો પહેરો અજવાળો એ તો કોઈને દેખાય નહીં અંદર કેમ તું પણ એ પછી દૂધ કા ચાંદ આખા વિશ્વમાં પવિત્ર ગણાયો છે આખા વિશ્વમાં અને ભારતમાં આખા ભારત માટે જે શિવજીની પૂજા ખૂણે ને ખાંચરે આખા ભારતમાં થતી આખું બાર કોઈ ખૂણો ખાંચરો બાકી નહીં શિવજી શિવજી એટલે કે લલાટે બિંદના ચંદ્રામાના ચાંદી વાર એટલે કહ્યું ને ઓમકારમ બિંદુ સંયુક્તમ બિંદુ સંયુક્તમ એટલે ઉપર ટપકું મૂક્યું છે એટલે કે રિયલાઇઝ સ્ટેટવાળો આપણું મન વચન કાયા સ્વરૂપ બોડી શરીર જેમાં આ રીઅલાઇઝ થઈ ગયું છે પ્રકાશ સ્વરૂપ પોતાનું બ્રહ્મનો આત્માનો પ્રકાશ ખુલ્લો થઈ ગયો છે એ ટપક એ સૂચવે છે કે તમે રિયલાઇઝ થયેલા તે અને તમે જીવતા છો હવે તમારે અહીંયા ચિત્રવાનું કશું જીવ તમે બોલો બીજનો ચંદ્રમાં એવું થાય ત્યાર પછી બીજા દિવસથી પ્રજ્ઞા પ્રકાશ અને પ્રતિ ખુલ્લી થતા જ આખી પ્રજ્ઞા શક્તિ ઉગાડી ખુલ્લી થતા એ નિરંતર કામ કરતી રહ્યા કરે છે એ વસ્તુ બહુ છે આ બધું એટલું બધું વિજ્ઞાન છે એની પાસે એ વિજ્ઞાન સ્વરૂપે આપણે જ આપણી રીતે સમજી લઈએ ને તો આ ફાઇલ જોડે બરોબર સરખી રીતે રહી શકાય આપણાથી સમજાય છે હા એટલે દાદાના શબ્દોમાં આ છે તો ધીમે ધીમે એને એનાલિસિસ વિશ્લેષણ કરતા કરતા સમજી લેવું બહુ ઘણી ઘણી રીતે દાદાએ સમજાવ્યું છે ઘણી ઘણી રીતે ચાલ એટલે આપણે બાંધેપડા લઈ લેવાઈ ગયું આવો અને આપણે બોલ્યા જ કરીએ ચાલ્યા જ કરે એ રીતે પણ એનો ભેદ ને ભેદનો ભેદ નહીં બહુ ઉત્સતા કાઢવા છે સમજાયું તરુબેન એટલે ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્ય ધ્યાન યોગીનો એટલે બધા યોગીઓ ઓમકારનું અને બિંદુ સંયુક્તમને એવી રીતે ભારતમાં એના પર ધ્યાન કરીને બધા કેટલાય પ્રયોગો કરનારા છે બોલો કેટલાય કામદમ મોક્ષદમ છે એટલે કે અંધારામાં કામદમ એટલે સંસારમાં રહીને મોક્ષદમ એટલે જે બ્રહ્મ સ્વરૂપ પામ્યા છે તે મોક્ષદમ ઓમકારાય નમનો એટલે વ્યવહારમાં છે છતાં બ્રહ્મ સ્વરૂપે છે આત્મ સ્વરૂપે છે એ ઓમકાર એટલે એમના એ ગુણોને હું નમસ્કાર કરું છું અને શ્રીમદ આપણે શાસ્ત્રોનો શ્લોક બહુ સરસ છે મોક્ષ માર્ગનો કે મોક્ષ માર્ગ છે નેતા રમ મોક્ષ મોક્ષનો માર્ગ અને મોક્ષ માર્ગે લઈ જનારા નેતારમ કેવા હોય કર્મભૂ પ્રતામ કર્મરૂપી પર્વતો બધા છે પર્વતો જેવો ઉપમા આપી છે એ બધા જ એને એટલે કષાયો બધા નિર્મુળ થઈ ગયા હોય એમના શું અને કષાયો નિર્કૂળ થાય છતાં સંપૂર્ણ આ પાંચમા આરામ નથી થતા અને દાદા ભગવાન કે છે કે છેલ્લે સંજવલન કસાય રહે છે એટલે ડિસ્ચાર્જ ભાગ છે આ તો બહુ સમજો એનાલિસિસ ખૂબ કરજો બઉ નથી સમજી બેસી બેસી રહેવા જેવું નિરાંત જરાય કોઈને આટલી મળે એવી નથી એક શ્વાસની જો સમજાય તો એટલું બધું છે પણ આજ્ઞા ધર્મમાં બહુ સહેલું કરી નાખ્યું છે પણ એ સહેલામાં આપણે એ જ આપણું આપણને સહેલું મરેલું આપણને અઘરું ના થઈ પડે જોવાનું એટલે સહેલું રહે જોવું પડશે ને હમ પાઠ અઘરો સહેલો કરી આપ્યો એટલે સહેલો રહેવો જોઈએ ને પણ આપણે અઘરાથી ટેવાઈ ગયેલા એટલે પછી સહેલા નહીં થઈ પડે આપણને દાદાજી એક વાત પૂછું શું બોલો હવે આ સવારથી સાંજ સુધી જે લોપડ ચોપડમાં જીવન જાય છે અને હું શુદ્ધાત્મા છું અને આવી આજ્ઞા ભક્તિ બધું જે પ્રાપ્ત થયું છે પણ અંદર ખટકારો નથી થતો કે મારો આટલો ઉપયોગ વગર મારું જીવન ગયું અને મારું પોતાના આત્માનું હિત મેં ના કર્યું એટલે મીસ અંદર જે સળગવું જોઈએ ને એ સળગતું નથી એ બળતરા નથી થતી એના માટે મચવું પડશે પ્રેક્ટિસ પાડવી પડશે એની પાસે પ્રદીપ પાસે પડી જવું પડે આપણે પ્રદીપ પાસે પડવું પડે એટલે કેટલું તું કે એને એ રૂપે કેટલો બધો થઈ ગયેલો કે તને આવો ખટકોય નથી લાગતો અમને ખૂંચે તમને આવી રીતે આપણે ના હોવા પડે રાખવા પડે આપડે બધો ગમે ત્રણ ભાવ હું નહીં પોસાય નહીં કરીએ હું એવું ઈચ્છું છું તમે સળગાવી દો તો સારું એવું છે ને જેને જો જીવન સ્વરૂપે હોય ને એને જીવન સ્વરૂપે જોતા આવડે ને જોવાય આપણે તો એટલું આપણને અંદર તો થઇ જ જાય ખરે કશું થતું નથી ક્રિયા નથી બનતી કશી શું કહ્યું અમે દિવ્ય ક્રિયા કહેવાય છે દિવ્યક્રિયા આપણે આ સ્થુલ ક્રિયાઓ બધી ક્રિયાઓથી ટેવેલા છીએ ને એટલે આ સમજાય એવી નથી એ સમજણ બધું સૂક્ષ્મતામાં જાય છે એટલે સમજણ જેનાથી અપાતી હોય ત્યાં આગળ સમજણ આપતા ગ્રહાય અને એની ગેર સ્વરૂપ આપણામાં અંદર થઈ જાય ત્યારે ધીમે ધીમે સમજ પડતી જતી જાય એકદમ ના થાય એટલે જ્ઞાની પુરુષ દાદાએ કહ્યું કે અમે કશું કરતા જ નથી કોઈ દાડો નહીં એમ નટુકા કેટલી કેટલી રીતે પૂછ્યું એમને શું અમે કશું કરતા નથી તમને ખાલી જ્ઞાની પુરુષ તો સમજણના આપનારા હોય છે સમજણના એ કરતા સ્વરૂપ નથી એ શું એમની અંદર આખી પચી એને જીવતી થઈ ગઈ છે ચેતન સ્વરૂપની એ આપણને મળ્યા કરે છે એમનો દેહ એમના માધ્યમથી માધ્યમ વગર ક્યાંથી મળે ભગવાન સીધે સીધા કોઈના હાથમાં રહેવા નથી એટલે આપણે ત્યાં ગુરુ શિષ્ય પરંપરાને માર્ગ કહો છે પણ એ આપણે ના સમજીએ તો શું કરીએ સમજાય છે માધ્યમ એટલે એ માધ્યમમાં આપણે ભગવાન જાગી ગયા એ માધ્યમથી આપણે આપણા જાગેલા સ્વરૂપે રહ્યા કરી શકીએ એ માધ્યમ જોડે તો કરવું જ પડશે એટલે માધ્યમ જોડે એ માધ્યમ પછી આવી રીતે માધ્યમ સ્વરૂપે ધીમે ધીમે રહ્યા કરતું હોય પણ એમાં આપણે ના રહી શકીએ એટલે કરવું જ પડે કે નહીં એમાંથી નહી નીકળવાનું એ આપણું શાક છે એ સંભાવ નિકાલમાં જ જશે અના સ્વગ્ન થાય એ તો શું એટલે આપણે અજ્ઞાન ભાવમાં જે મોહ આખા ચીકણા થઈ ગયા હતા અને નિકાચીત જૈનો છે જે શબ્દ એ નિકાચિત ભાગ આખો ચીકણો ભાગ પ્રારબ્ધ અને પ્રકૃતિનો શું કહ્યું આખું પ્રકૃતિનું બંધારણ પ્રારંભ સ્વરૂપે થઈ ગયેલું આખા લાઈફનું ગણતું જ જતું જતું જાય અને પ્રકૃતિ બંધાતી જાય અને પછી જન્મી અને ખાલી થવા માટે આખી જિંદગી ખાલી થતી જતી જાય છૂટકો જ નથી ખાલી થતી જતી જાય કારણ કે પુરુષ એમાં સપડાયેલા છે હવે આપણે મુક્ત થયા છીએ તારે હોય જ ને એટલું જ છે એમાં તો પોતે મથવું જ પડે એમાં ના ચાલે એટલે આપણે દાદાને કહીએ કે દાદા હવે એમાં તમે તો માથે પડેલા છીએ આવું બોલીએ ખરા અને દાદા એ કે જાણે કે ચાલો આપણે આજ લેવલે આજ બાદ ચાલે કયો ચાલો આમ કવિરાત નહી બહુ ગમે કારણ કે જેવી રીતે એમને બધા અનુભવ થવા નીકળ્યા છે અને જે સ્વાદ ચાખ્યો ને એમને અને અનુભવથી જે પદોનું આખું બધું સર્જન થયું બહુ સરસ કૃપા કરીને થયું પોતે કે છે એ કે છે અને શરૂઆતની હાજરીમાં જે પદો થયા છે અદભુત બઉ ગજબના ઓગણીસો બોતેરમાં વલ્લભ કાકા રાજી કાકાની હાજરીમાં નટુકાના જૂને ઘેર એનું ખુલ્લું પડ્યું ગઢ મુક્તિસૂપ નંબર એક બેઝિક એના આયા આમ તો સો દોઢસો બસો જેવા હતા પણ આ એકસો પછી થયા નટુકા કનુભાઈને આપે ને એ બધું ચાલ્યા કરેલું બધું સમજાય છે એટલે ભક્તિભાવે એમને કહ્યું છે માથે પડીને મેં મોક્ષ માગીશું રે માગીશું રે એમ કહ્યું અને દાદા એ કોઈ જે જે મહાત્મા ના કોઈ દડો પાડી જ નથી કારણ કે મારી ડિક્શનરીમાં કોઈ છે જ નહીં મારી ડિક્શનરી એક જ છે કે હા હા હા આખી જીવનની કોઈ પણ મારી કિતાબ તમે ખોલીને જુઓ મારું આપતા સૂત્ર છે હું પોતે છું જોઈ લો તમે એટલે અમારે વસંતભાઈ સાહેબ કે છે કે જયારે હું કહું મને થાય કહ્યું કે આવું થાય ને તરત જ આપતા સૂત્ર ને બેસી ખોલું ને તરત જ મને એનું સોલ્યુશન મળી જાય છે તરત જ ઘણા લોકોના અનુભવ છે આ બહુ લોકોનો અનુભવ છે આપત સૂત્રમાં શું એટલે શુક્લ અને કૃષ્ણ પક્ષ જોઈ લીધા ને એ જોઈ લીધું ને આપણે અને એની આગળ અવ્યક્ત અક્ષર નામે જે ઓળખાયો છે એટલે અનામી એ તો આપણે પ્રાપ્ત કરી લીધો આ નામીમાં આપણો અનામી સ્વભાવ પ્રાપ્ત થઈ ગયો અને નામી નામી છે જ એટલે આપણે ખ્યાલ આવે એનો નામી બધું અને છેલ્લો સત્યાવીસ શ્લોક છે નહિ શ્રુતિ પાર્થ જાનન યોગી મૃયતી કશન તસમા સર્વેશ યોગયુક્તો ભવા અર્જુના હે અર્જુન આ પ્રમાણે બેવ માર્ગોને એટલે કૃષ્ણ અને શુક્લ બંને તત્વથી જાણીને કોઈ પણ યોગી મોહિત થતો નથી અર્થાત कामना फसा तो नहीं हे अर्जुन तू सर्वक समत्व रूप योग थी, युक्त था अर्थात निरंतर परम ने पाधन करना था बस आप आज्ञाधर्मजा में इनडायरेक्ट परोक्ष मुका गया डायरेक्टनेस आई गई है अपनी पास डायरेक्टनेस आई गई है शू के ए कनु भाई આપણે આવી રીતે એટલે આપણા જ અંદર કૃષ્ણ ભગવાન આપણને જ આપણે બોધ આપે છે સમજયું કે અંદર બન્યા જ કરે સતત આ પ્રમાણે તમે વ્યવહાર અને નિશ્ચય બે માર્ગો તત્વથી તમે જાણ્યા સમજ્યા છે તો કોઈ પણ આમાં હવે પામેલો યોગી એટલે કે પરમાર્થ યોગી સુજાણ યોગી કેવો સારી રીતે જે નથી તેને નથી જાણનારો અને છે અને છે જાણનારો પોતે જાણનારો એવું બે નોખા પડી ગયેલા એવું યોગી પરમાર્થ યોગી હમ અધ્યાત્મ યોગી કહો તો યાલે ઘણી ઘણી રીતે કહી શકાય યોગ શબ્દ મૂકી શકો તને સમજાયું સુજાણ યોગી એ યોગી મોહિત થતો નથી એટલે આપણે નિકાસિતપણાનો મોહ છે ઉદય આવવાનો ફાઇલોનો અને બધા રહ્યા છે તે જીવનમાં બેક બાકી રહ્યા તે એ આવશે એટલે એ મોહમાં મોહ આગળનો ભરે પડેલો તે આવ્યો નહી હું આ છું હું શુદ્ધાત્મા છું કયું શ્રીમદના લાઈનો છે અનુભવ લક્ષપતી वर्ते निज स्वभावन अन्भव लक्ष्य प्रतीत वर्ते कह वृत्ति वह एने वृत्ति वह निज स्वभाव में परमार्थ संकेत एटले वर्ग साथ रही आ वृत्ति अपनी आमज रहे योगी, योगी दशा है अपनी अंदर की आत्मयोगी दशा आत्मयोग पमेला परमात्मा स्वरूप શુદ્ધ સ્વરૂપનો એ જ પરમાત્મા સ્વરૂપનો કહેવાય વર્ધમાન સંકિત થઈ એ સમકિત એટલે સમ્યક દર્શન એટલે આપણે દેખવાની કળાઓ એ વર્ધમાન થતી જાય વર્ધમાન ટાળે મિથ્યાભાસ એટલે આગળનો દીકાચિતપણે મોહ આખો બધો ઉદયમાં આવે છે એ મિથ્યાભાસ એટલે આભાસિત આપણને લાગતો કે આ હું મિથ્યા પાસે ઉદય થાય તે જ વખતે તત્ક્ષણ એ ચારિત્ર નો ઉદય થાય છે ચારિત્ર એટલે શરીરની કોઈ પણ ક્રિયા નહીં એ આત્માની સ્વભાવગત ક્રિયાઓ ચારિત્ર એને કહેવાય છે એટલે જ્ઞાન દર્શન ચારિત્ર કહ્યું શું કહ્યું ना तो शरीर जोड़े कहूं पड़े जुझी जुझी एक छे, ते जुदू जुदू नहीं एक रूपे एक काम करे हे फंबर फाइल तू सर्व कार आश्चय दृष्टि साथ વ્યવહાર દ્રષ્ટિના સમત્વરૂપ તને જે આખો પરમાત્મા યોગ મળ્યો છે એનાથી તૃતિ પ્રમાણે જ રહે છે યુક્ત થા એટલે કે તું નિરંતર જે ક્ષાયક પ્રતીતિને પામેલો છે એવો આવે દાદા ભગવાન સ્વરૂપ થઈ જવા માટે તું આ ફાઇલના આજ્ઞાધર્મના સાધને કરીને તું એમાં પ્રવૃત્ત થઈ જા તારી નિવૃત્તિ પામવા માટે એવું ચાલો સાહેબ તમારો આટમો અધ્યાય પૂરો હવે થોડુંક ચિત્રભક્તિ કરીશું મિત્રો તમારે જાવ આ બધું કરવાનું આવે મને નમો વિતરા ગાય નમો વિતરા નમો હરિહનતાણમ નમો હરિહનતાણ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણા નમો આય નમો આય નમો વસાયાણમ નમો વસાયાણમ નમો લે નમો લે મંગલાણમ ચ સવેસી હવાય મંગલમ પડમ હવાય મંગલમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય હોમ નમ શિવાય કલાક થયા ને એટલે હવે આ મશીન જરા એટલે કાલે તમારો યોગ છે હવે બધાને કેવાઈ ગયું છે બોલાયા છે શું કરશો એટલે બોલાવાય તમે નક્કી કરો તેમ અત્યારે પછી અમે ખેંચે એટલે શરીર બહુ ખેંચાવવું પડશે પુષ્કળ એટલે આજે કઈ તારીખ થઈ કાલે એકત્રીસ નહી પછીનો શનિવાર ક્યારે આવે છે સાતમી અને પાંચમી આપણો પ્રસંગ છે તો સાતમી રાક્ષો વાંધો નહીં આવે પાંચમા એક દિવસે મળે ને મને સારું પડશે તમને બધાને શું લાગે છે આપણે બરાબર હાલે આપણે બધા તમે જે અહીંયા આગના જ્ઞાન લેવા માટે આવ્યા હશો ને આજે આ ખોખુ જરાક બહુ જરાક એને કામ આપ્યું છે મને पुष्कर ज्ञान दीक्षा युग में होइए कि एम चेराय न चाला जरा पे आंखना पलकारा जितल नहीं कही है कि तमाम यथात प्राप्ति सरख तो आख आराम थोड़ो मागे तो सातमी तारीख शनिवार किलनपुरी आ तो चालसे ते निराश तो थो जरा પણ કાલે હવે આપડે ભદ્રકાળી માતામાં મોટો યજ્ઞ છે એનો લાભ લેવડાવજો ને અને તમે જમાવજો ને આપણો સત્સંગ નહીં જમાવાય અને કીર્તન ભક્તિ છે પાછી તો એવું કરશો જરા માક્ષી આવ્યા આજે ચાલશે મહાત્માઓ આપડા ભાદરણ વડીલો ચાલો આવતીકાલે જે જ્ઞાનવિધિનો પ્રોગ્રામ હતો